સજાનંદ સ્વામી મહારાજ આજે તારીખ સોળ બે બે હજાર છવ્વીસ સોમવાર જય સ્વામિનારાયણ આપણે સત્સંગના છ અંક શ્રીજી મહારાજ સ્થાપિત જે છ એના ઉપર વાત ચાલે છે એમાં છઠ્ઠું અંક સત્શાસ્ત્ર જે શુદ્ધ સ્વરૂપમાં સચવાય અને શુદ્ધ સ્વરૂપમાં સમજાય એ બહુ મહત્વનું છે તો જ શ્રીજી મહારાજનો સિદ્ધાંત અને આત્યંતિક કલ્યાણની જે પ્રાપ્તિ છે તે શક્ય થાય અને તો જ થાય પરંતુ એમાં જ્યારે કંઈ ફેરફાર થાય છે અર્થ ફેરફાર થાય છે કંઈક મિશ્રણ કરવામાં આવે છે કંઈક કાઢી નાખવામાં આવે શાસ્ત્રોમાંથી વચનામૃત તો નવા પંથ ઊભા થાય છે તો શ્રીજી મહારાજનો એક સિદ્ધાંત છે જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ એ પાંચ ભેદ અનાદિ છે એમાં ચોથો ભેદ જે બ્રહ્મ કહ્યો એ અક્ષરબ્રહ્મ એ જ શ્રીજી મહારાજનો અક્ષરધામ એ સિદ્ધાંત છે અક્ષર પુરુષોત્તમ સંસ્થાએ એ અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી છે એમ કહીને પછી એમણે અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પ્રવર્તન કરાયું એના વિરુદ્ધમાં એને રોકવા એને ટાળવા જે કંઈ શબ્દો આપને આવડતા હોય એ મૂકી શકો પરંતુ હું પહેલેથી કહેતો આવ્યો છું કે બાપાશ્રીની સાથે રહેતા ઈશ્વરચંદાજી સ્વામીએ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના વિરોધમાં એક નવો સિદ્ધાંત ઘડી કાઢ્યો અને એ બાપાશ્રીના નામે એમણે વચનામૃત રહસ્ય પ્રતિપીટકા આ નામે એમાં મૂક્યો અને એનું પ્રવર્તન કર્યું એ બધું થયું પરંતુ એમાં અક્ષરબ્રહ્મ સાથે જ વિરોધ હતો કે જે અક્ષરબ્રહ્મ છે એ જ અક્ષરધામ છે એટલે અક્ષર કાંકરો કાઢવા માટે એમણે અક્ષરબ્રહ્મ અક્ષરધામ તરીકે હટાવી દીધું અને મૂર્તિનું તેજ છે એ અક્ષરધામ છે એવું એમણે સ્થાપિત કર્યું વચનામૃતમાંથી પણ એ મોટી ભૂલ એ એમણે સમજતા ન હોય બની શકે નહીં પણ એમણે જાણીને ભૂલ કરવી જ છે એટલે જે સાકાર નિરાકારની વાત આવે છે ત્યાં મૂર્તિનું જે તેજ છે એ સચ્ચિદાનંદ બ્રહ્મ બ્રહ્મપ્રકાશ બ્રહ્મરૂપ્રકાશ એ બધું કહેવું હોય એને આગળ કરીને એમણે મૂર્તિના તેજને અક્ષરધામ ઠેરાવ્યું પરંતુ જ્યાં શિવજી મહારાજે સ્પષ્ટપણે અક્ષરધામ અક્ષરબ્રમ કરીને વર્ણન કર્યું છે એની સામે નજર ન કરીને એને ગૌણ કરીને મૂળ અક્ષર કરીને દૂર કાઢી પણ પોતાની મનની કલ્પના છે બાકી તો વચન અમારા પ્રથમનું પિસ્તાલીસ પ્રથમનું છાસઠમું મધ્યનું દસમું અંત્યનું ત્રીસમું છત્રીસમું સાકાર ઉપાસનાના પ્રશ્નો છે ત્યાં મૂર્તિની મૂર્તિનું તેજ એનું વર્ણન છે પણ એ મૂર્તિના તેજને ક્યાંય અક્ષર રૂપતેજ કહ્યું નથી એક પણ શબ્દ શ્રીજી મહારાજે વાપર્યો નથી અને અક્ષરધામ છે અક્ષર બ્રહ્મ જે છે એ અક્ષરધામ છે એના માટે અક્ષરુપતે અક્ષરબ્ર બધા શબ્દો વાપર્યા છે આ એક ચાવી પકડી રાખો તો કોઈ ભૂલ છે જ નહીં અને એ શાસ્ત્રીય વાત છે કે મારા ઘરની વાત નથી અને એ બધું જ નિર્ણય ગોપાંત સ્વામી ગુણાંશ નિત્યાનશા સુકાંત બધા એ જ કર્યું છે બધા નંદ સંતો એ રીતે વર્ણન કર્યું છે કોઈ એ મૂર્તિના અત્યારથી અક્ષરધામ કહ્યું નથી એટલે એમની વાત એટલે ઈશ્વરચંદ્રજી સ્વામીની એટલે કે વચનામાં રહ્યા પ્રતિભિખાની વાત તદ્દન ખોટી છે એ વચનામ પછી શ્રીજી મહારાજનો બીજો સિદ્ધાંત એ છે કે નિજાત માનમ બ્રહ્મરૂપમ દેહત્ર વિલક્ષણ વિભાગ કરતા ભક્તિ કૃષ્ણ છે સર્વદા બ્રહ્મરૂપ થઈને ભગવાન ભક્તિ કરવી એ શિક્ષા પ્રતિ શ્લોક અને વચરામ વતમાન ગોપાળાંશન વાતોમાન બધા નંદસંતોના સાહિત્યમાં બધા સત્સંગીજીન વગેરે ગ્રંથોમાં એમ જ છે તે બ્રહ્મરૂપ થઈને ભગવાનની ભક્તિ કરવી આત્મસત્તારૂપે થઈને કરવી અને આત્માને અક્ષર બ્રહ્મ સાથે એક કરવો એ ભાવ પણ છે એમાં એવી રીતે મહારાજે જ્યાં હોય ત્યાં કહ્યું છે અને પણ એમને આ અક્ષર સાથે વિરોધ અક્ષર પુરુષોત્તમ ઉપવાસનાને એટલે ઈશ્વરચંદ્રાજી સ્વામીએ રહસ્ય વચનામતમાં એમણે પુરુષોત્તમ રૂપે થઈને પુરુષોત્તમની ભક્તિ ધ્યાન વજન કરવું એવો સિદ્ધાંત મૂક્યો જે ઓલ ઓવર ધ જે સ્ક્રીપ્ચર્સ છે એમાં ક્યાંય મળતો જ નથી કોઈ આચાર્યો રામાનુજાચાર્ય સહિત વલ્લભાચાર્ય આ તે બધા આચાર્ય થયા કોઈએ રૂપે થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી ધ્યાન કરવું ભજન કરવું એવું ક્યાંય કહ્યું જ નથી અને એ જ ના શકે સાકારવાદીઓમાં કંઈ શક્ય નથી અને સિદ્ધાંત નથી હું વિરોધ કરું છું એવું નથી આ બધા આચાર્યો એ વિરોધમાં છે કે ન થાય કોઈ રીતે ન શક્ય એવું કરાય જ નહીં અને એ ઉપાસના માટે એમણે પ્રથમના એકાવનમાં વચનામૃતને આગળ કરીને પછી મૂર્તિની અંદર પ્રવેશીને પુરુષોત્તમ રૂપ થઈને ભજન કરવું એવો પ્રતિલોમ ધ્યાન ખોટો અર્થ શીખવાડ્યો ઈશ્વર ચંદાજી સ્વામી પછી બધા જે પ્રવર્તન અધ્યાપી ચાલે છે મહારાજની મૂર્તિનું ધ્યાન કરતા ભજન કરતા હોય તો એ અનુલોમ ધ્યાન કહેવાય મૂર્તિની અંદર પ્રવેશીને મૂર્તિને પછી નકશીકા પર્યંત જુઓ એનું સુખ માણો અને ધ્યાન કરો ચિંતન કરો તો એ પ્રતિલોમ ધ્યાન કહેવાય આ ટોટલી ખોટો અર્થ છે ઓલ ઓવર ધ વર્લ્ડ વિશ્વમાં આસ્તિક હોય કે નાસ્તિક હોય સાકારવાદી હોય કે નિરાકારવાદી હોય ભગવાનની મૂર્તિનું ખાલી ધ્યાન માટે અવલંબન લઈને પછી અવલંબન લઈને પછી છોડી દેનારા સાધકો યોગશાસ્ત્રમાં યોગવિદ્યામાં અષ્ટામ યોગમાં કોઈ પણ સાધનામાં હોય તો પણ કોઈએ આવું કહ્યું નથી કે ધ્યેય સ્વરૂપ હોય એની અંદર પ્રવેશીને ધ્યાન કરવું એવું કોઈ કહ્યું નથી ઇવન જૈનોએ પણ કહ્યું નથી બૌદ્ધોએ પણ કહ્યું નથી હવે શું કેવું એટલે આ એમનો સિદ્ધાંત તદ્દન ખોટો છે પાછો શ્રીજી મહારાજ ચાલે છે શિવજી મહારાજ બોલે છે ને આ બધી જે વાતો કરવાની જે છે એવી ભક્તિ માર્ગમાં હોય નહીં અને થઈ શકે પણ નહીં શાસ્ત્રને જે પણ ચાલું ખોટું છતાં કેટલું ચાલ્યું એ પણ એક મિરેકલ છે આ એક કંઈક હોય છે બધું પણ એ ન થઈ શકે એટલે અનુલોમ વૃત્તિ બહારી અનુલોમ કહેવાય વૃત્તિ પાછી ફરીને અંતર સન્મુખ આત્મા સન્મુખ થાય એને પ્રતિલોમ વૃત્તિ કહેવાય અને એ વૃત્તિએ ધ્યાન કરવાનું હોય છે એટલે આપણે આંખો ખુલ્લી આંખે બંધ રાખે આપણે શિવજી મહારાજ લગભગ બધા મોટે ભાગે એવી રીતે ધ્યાન ભજન કરતા હોય શામ મહારાજની મૂર્તિ છે એને એવી રીતે કીર્તન બોલીએ ધ્યાન કરીએ દર્શન કરીએ આ બધું કરતા હોય એ અનુલોમ ધ્યાન છે પણ આંખો મેચીને હૃદય આકાશમાં લાવીને આપણે જે મોઢે બેઠા છીએ મોઢે મૂર્તિ ધાર્યાને સન્મુખ આવીએ અને મૂર્તિને જે ચિંતવન કરવું ધ્યાન કરવું અને લીન થવું એમાં એટલે એકાગ્ર થવું એ પ્રતિલોમ ધ્યાન છે અને એ સાચો અર્થ સર્વશાસ્ત્રોનો છે એમાં તમે જુઓ તો શ્રીજી મહારાજ વચનામ્રત મા બહુ સરસ શીખવાડે પણ હવે શ્રીજીનું માનવું જ ન હોય ગોપાળાનંદ સ્વામીનું માનવું જ ન હોય તો શું કરવાનું પછી જે તમને વચનામત ના નંબર આપું અને બોલું એ તમે તપાસી શકો છો જે જે મેં એને રેફરન્સમાં નંબર આપ્યા છે તમે બધું જોઈ શકો છો સત્યને ઓળખો તો દુનિયામાં બે પ્રકારના લોકો છે એક કે જ્યાં સત્ય હોય ત્યાં હોય છે બીજા પ્રકારના એવા લોકો માનતા હોય છે કે અમે જ્યાં હોય એ છીએ ત્યાં સત્ય છે એટલે એમાં જ મોટી ભૂલ છે ને અમે જ્યાં હોય ત્યાં સત્ય છે એ ખોટું તદ્દન તદ્દન ખોટું સાચું એ છે કે સત્ય હોય ત્યાં તો સત્ય એ છે શ્રીજી મહારાજ અંત્યના એકત્રીસ માં તમે તો સાવ એટલા બધા નથી ચડી ગયા ઉતરી શ્રીજી મહારાજ નું વચન એમાં તમને આ પડશે એવું કે મારે પેસ્ટિંજ કે હું કઈ ઈશ્વરચંદ દાદી સ્વામી જેમ ઘાયમેલ નથી કરીને કહેતો અંત્યના એકત્રીસ માં શ્રીજી મહારાજ એમ કહે છે કે પ્રતિલોમપણે મૂર્તિને આંખની કૂર્તિ પ્રતિલોમપણે કંઠમાં ભગવાનની મૂર્તિને જોવી પછી પ્રતિલોમપણે ભગવાનની મૂર્તિને કંઠની કંઠની નીચેના માહિતી કોવી પછી પ્રતિલોમપણે જીવમાં ભગવાનની મૂર્તિને જોવી અને એમ જોતા જોતા જોતા જોતા અક્ષરધામમાં જેવી ભગવાનની મૂર્તિ સાક્ષાત ગીરાજે છે એવું એના દર્શન પોતાના જીવમાં થાય છે અમે ક્યાંય આવ્યું મૂર્તિમાં પ્રવેશ કરવાના પ્રતિલંબણા નો અર્થ તો સ્પષ્ટ થઈ ગયો ને કે પાછું ફરીને આવી રીતે મૂર્તિને તારવાની મૂર્તિમાં પ્રવેશ વાત આવી સમજાયું આને પ્રતિલંબ ધ્યાન કહેવાય ભાઈ આ વચનમાં અંત્ય ને એકત્રીસ માં શ્રેષ્ઠપણે કીધું છે અમદાવાદનું પેલું વચનામર્ગ છે એ ધ્યાનનું જ છે એમાં શિવજી મહારાજ શું કે છે કે સૂર્યચંદ્ર નું ધ્યાન જે કરતા હોય એને શીખવાડ્યું કે ભાઈ આ કરો તો કેવી રીતે કરવાનું કે જેવા સૂર્ય ચંદ્ર દાબાજમણા નેત્રમાં એની ધારણા કરવાની પછી બંને નેત્રમાં સૂર્યચંદ્ર જેવા આકાશમાં છે તેવા દેખાવા માંડે ત્યારે હૃદયાકાશમાં એ સૂર્ય ચંદ્રને જોયા કરવા પછી પોતાના જીવના રૂપ ને પણ જોવું પછી એ જે પોતાનું જીવ સ્વરૂપ જીવ છે ત્યાં ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું આમાં આવ્યું કઈ મૂર્તિમાં ઘરી જવાનું સ્પષ્ટપણે સમજાવે છે વરતાલનું ચોથું વચનમાં તમે એમ કે છે છોકરાઓ જે પતંગ ઉડાડે છે એવી રીતે મૂર્તિને ઘડી છેટી લઈ જાય ઘડી પડખે લાવે એમ લાવતા લાવતા નાસિકાના અગ્ર ઉપર મૂર્તિને લાવે પછી ભ્રુ મધ્ય લાવે પ્રકૃતિના મધ્યમાં મૂર્તિને લાવે પછી એ મૂર્તિને હૃદયમાં ઉતારે હૃદય ઉતારે અને ચૈતન્યમાં જીવમાં જે સાક્ષી રૂપે ભગવાન બિરાજમાન છે એ સાક્ષીરૂપ જે ભગવાનની મૂર્તિ છે એ મૂર્તિને આ મૂર્તિ બને એક કરે અને એકલા ચૈતન્યમાં જ પછી એ રીતે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે આમાં વર્તાલ આઠમા કરોડે ના દર્શન પર મૂર્તિ છે એક અંતઃ કરીવ છે કરોડિયો છે લાલ છે વૃત્તિ છે જુઓ તમે એ વૃત્તિ દ્વારા ભગવાનની મૂર્તિમાં સંલગ્ન થાય છે જયારે વૃત્તિઓ લીન થઈ જાય છે એ યોગીને નિદ્રા કહી છે લીન શું થાય છે લીન શું થાય છે વૃત્તિઓ લીન થાય છે એ ભાઈ જીવ ક્યાંય ગરી નથી મૂર્તિમાં વૃત્તિ વર્તાલના આઠમા લીનતા કે ન લીન થવું એ વૃત્તિનું છે મૂર્તિ ગરી જવું એવું નથી વચનો બોલે હું મારું બોલતો નથી તમામ યોગ સૂત્ર સાંખ્ય સૂત્ર જે કઈ તમે કલા વૃત્તિઓ પર આધારિત છે વૃત્તિ લીન થાય ત્યારે આવે છે એટલે સમાધિ થાય છે વૃત્તિ લીન થાય છે ત્યારે આવે છે ત્યારે સમાધિ થાય છે લીનતા વૃત્તિની છે મૂર્તિમાં પ્રવેશી જવાની એ લીનતા નથી અને અંત્યના નવમા વચનો હૃદયમાં ધાર્યા છે અને બે તો દેહ ની બધા વ્યવહારની ક્રિયા કેમ કરે તો પાણીયારી ગોળેશ્વર નું દ્રષ્ટાંત થાય કરતો નથી આગળ કહેવાય ગયું છું એમાં કઈ એવું નથી કહ્યું કે મૂર્તિમાં પ્રવેશી ધ્યાન કરો ને ભજન કરો એવું તો કઈ નથી ગોપાળાના સાહેબ પોતાની વાતોમાં આપણે આગળ વાત વાંચી છે આગલા પ્રવચનમાં બીજા પ્રકરણી એકસો બોલો હતો પણ બીજી વાત છે તમે વાંચી શકો છો આગા પાછા એકાદ બે હોઈ શકે પણ એમાં એ જ લખ્યું છે મોહનજી ભગતની વાતોમાંથી આપણે એક વાત વાંચી એમાં નંબર બોલતા ભૂલી ગયો હતો એ ઓગણ પચાસ વાત છે પ્રસંગ છે તમે વાંચી જુઓ છો એમાં એ ધ્યાન એટલે શું મૂર્તિ હૃદયમાં ધારવી સામા ઉભારી અને મૂર્તિને સામે જોવું ધ્યાન કરવું નિરખવી એકાગ્ર થવું પણ કોઈએ ક્યાંય કહ્યું નથી કે મૂર્તિની અંદર પ્રવેશીને મૂર્તિનું ધ્યાન કરવું જરા ભાઈ આવ્યો શ્રીજીના મોટાના વચનોથી જ આપણે જોવાનું છે માનવાનું છે ગોપાળાના સામે એક સરસ તો એ વાત કરી અને ત્રીજા પ્રકરણના પિસ્તાલીસમી વાતમાં બહુ સરસ વર કન્યા નો એટલે કાચા પાકા ઈંડા નો જે વાત છે ને એમાં આ વાત છે મને બહુ ગમી સ્વામી કીધું વર કન્યા એટલે વરકન્યા વાપરે છે સ્વામી ગોપાલ સ્વામી ત્રીજા પ્રકરણ પિસ્તાલીસ વાતમાં કે સ્ત્રી બીજે ગામ હોય પુરુષ બીજે ગામ હોય પણ એકબીજાની વૃત્તિ રહે છે કે મારો પત્ની ફલાણ ગામ છે મારી પત્ની ફલાણા ગામ છે પછી સ્વામી સરસ વાત કરે એવી રીતે મારું જીવ છે મારો આત્મા છે સમજાય ને એમ જો વૃત્તિ રહે વર્કન્યા ની જેમ તો પાળાના સ્વામી કે અખંડ સ્મૃતિ રહે આમાં ક્યાંય આવ્યું મૂર્તિમાં પ્રવેશવાની અને જો ભાઈ આ કઠણ માં કઠણ સાધન હોય તો આ છે મૃત્યુનું પાછી વાળવી પિંડીકરણ કરવું એકાગ્ર કરવું ને ધ્યેય સ્વરૂપ ભગવાનની મૂર્તિમાં જે એકાગ્ર થઈ જવું આમ અવળું ફરવું ને એ અતિ કઠણ છે પણ આ લોકો બધા બાપાશ્રીને માનનારા એમ સમજાવે છે કઠણમાં કઠણ આ ધ્યાન છે કે મૂર્તિમાં આમ પ્રવેશી પછી મૂર્તિને જોવી ને અરે હાવ હેલામ હેલું હોય છે એમાં કારસો જ છે ખાવતું છે આ તો પણ ખોટું છે સત્યને સ્વીકારતા જ પાછા વળો ખોટે માર્ગ છો શ્રીજી મહારાજના નામે આ છેતરપિંડી થઈ રહી છે ગોપાળ સ્વામી નામે છેતરપિંડી થઈ ગઈ પ્રતિલંબ શબ્દ ધ્યાનનો વાપરે પણ શબ્દ પ્રતિલંબ ધ્યાનનો અર્થ ખોટો શીખવાડે કોણ બાપાશ્રીને માનનારા તમામ એટલે ખોટું છે એટલે એવી રીતે મૂર્તિને સ્વામી કે વૃત્તિથી રાખે અહીંયા જ બેઠા છે તો અખંડ વૃત્તિ એ છે એવું સરસ સ્વામીએ શીખવાડ્યું તો પણ હું એમ કઉ છું પ્રતિલોમ કઠણ છે ધ્યાન પ્રતિલોમ ધ્યાન કરવું પ્રતિલોમ મૂર્તિ ધારવી એ કઠણ તો આપણને આવી રીતે બહાર પડે બાર મૂર્તિ ધારવી એટલે આ એટલે હું તમને એમ શીખવાડું કદાચ આ ઘણા વર્ષોથી ઘણા કરતા હોય મૂર્તિમાં અંદર રહીને મૂર્તિ નિરખતા હોય એવી રીતે એ કલ્પિત ધ્યાન કરતા હોય આવું તો કઠણ તો એ પડે આ ફેરવવું અને તમને કહીએ તો ખેરવવું કઠણ પડે પણ હું તમને થોડુંક સરળ કરી બતાવું એટલે કે રસ્તો બતાવું કે આપણે આગળ મૂર્તિ ધારીએ છીએ એ મૂર્તિને પોતાના તરફ લાવવાની લાવતા લાવતા હૃદયકાશમાં મૂર્તિ આવી ગઈ મુખારવીને મૂર્તિનું ઉલટું છે પણ આપણે પાછળ જતું રહેવાનું વૃત્તિ દ્વારા અને ત્યાંથી મૂર્તિને જોવાની હોય મૂર્તિ અહીંયા આપણે હોઈએ પાછળ તો આમ તો સરળ પડે કે મૂર્તિની મૂર્તિ સન્મુખ સન્મુખ છે અને મરડવાનું જે પેલું કઠણ તરત ન પડે એટલે આ રીતે થાય પછી એવી રીતે થોડો વખત કરતા કરતા મૂર્તિને પડખું ફેરવાનું આ મુખે કરો જમણે પડખે ડાબે પડખે મૂર્તિને ફેરવો પછી ડાબેડા જમણે પડખે જે બાજુ ફેરવી હોય એ બાજુ સામેથી મૂર્તિને જુઓ અને ધ્યાન ભજન કરવાનો અભ્યાસ રાખો સરળ પડશે પછી ધિમેક થી મૂર્તિની સન્મુખ કરી દેવાની એટલે પછી તમને બધાને ફાવી જાય પછી મૂર્તિને આમ નિરખવી હોય તો કોઈ વાંધો ન આવે તેમ છતાં એમાં કઠણ પડે તો તમે ડાબેથી નીરખો પડખેથી નીરખો પાછળ ચારે બાજુ હૃદયમાં મૂર્તિ ચારે બાજુ એ પ્રતિલોબ ધ્યાન જ છે સન્મુખનું પછી જયારે થાય તે કરતા કરતા કરવું પણ આ ધ્યાને તમે આવી રીતે ચિંતવન કરો ને તો આપોઆપ દેહ ક્યાં છે ખબર ન પડે અને અક્ષરધામની જેમ પ્રકાશમાં અનંત મુક્તો સાથે ચિંતન કરું છું આવું સરસ એક એવો રસ્થાય આ સરળ ઉપાય છે એમ કરતા તમને કઠણ પડતું હોય તો ભાઈ મધ્યના આઠમા વચરા પ્રથમના ઓગણપચાસમાં મેં કીધું છે એટલે મેં શું સ્વામિનારાયણ ભગવાન કીધું છે અંતરદ્રષ્ટિ રાખવી અંતરદ્રષ્ટિ શું બહાર અથવા અંતરમાં ભગવાનની મૂર્તિની સામે જોઈ રહ્યું એનું નામ અંતરદ્રષ્ટિ છે શ્રીજી મહારાજે કરી દીધું પણ ધોકો પછાડીને તો આપણે બધું અઘરું કરવું હોય વાત સાચી છે ગોપાળાનું સ્વામી કીધું એ પ્રતિલોમ પણ ધ્યાન કરવું પણ એમણે શીખવાડ્યું એમ મૂર્તિમાં પ્રવેશીને નહીં સન્મુખ રહીને મૂર્તિને નિરખવાની એવું પ્રતિલોમ કઠણ છે કરનારાને તો એમાં સવાલ નથી કારણ કે જીવ તત્કાળ પણ સિદ્ધ થાય છે સાક્ષાત્કાર થાય છે કારણ કે જ્યાં છે મેલ ત્યાં ભગવાન એનું ધ્યાન થાય છે મેલ તો જીવના ઉપર જ ચડ્યો છે ને કારણ શરીર ત્યાં જ પીડ્યું છે એટલે છે તો ખરું એટલે વૃત્તિઓને જે બહાર ફેલાવાનું સહજ રીતે જન્મ જન્મથી થઈ ગયું છે મૃત્યુને મરોડીને જે આવવું એ જ આપણને ચોખા કરે ને ભગવાનની મૂર્તિ ચોખા કરે કઠણ તો છે જ પણ પ્રથમનું ઓગણપચાસ એમાં અંતરદ્રષ્ટિય શું એ સમજેવું છે મધ્યના આઠમા માં તો યજ્ઞ નામે મહારાજે કેટલું સરળ કરીને સમજાયું છે પણ મહારાજ કે સર્વ સત્સંગી બધાને જ્ઞાન યજ્ઞ તો અખંડ થયા કરે છે તે શું તો બહાર ભગવાનની મૂર્તિને ધારીને વંદન પૂજન અર્ચન જે સ્મરણ કરવું એ પણ અંતરદ્રષ્ટિ છે અને અંતરમાં ભગવાનની મૂર્તિને ધારીને જે ભગવાનની મૂર્તિનું સ્મરણ કરવું બાપાશ્રી એટલે ઈશ્વરચંદ્ર દાસજી સ્વામી બાપાશ્રીને નામે મધ્યના આઠ જે ટિપ્પણી વિવરણ કરે એમાં શું કહ્યું એ અવર ભાવની વાત છે કે આવી રીતે આત્મા મૂર્તિ ધારી અને કરવી પર મૂર્તિની અંદર પ્રવેશી અને મૂર્તિનું ધ્યાન કરવું એ જ પર ભાવનું ધ્યાન છે ભાઈ તમે કોને છે તમે આ મધ્યનો આઠમો જ શ્રીજી મહારાજ સ્પષ્ટતા કહે છે પરભાવ આ આત્મામાં અંતરમાં ભગવાનની મૂર્તિને બહાર ધારો એટલે એ અવરભાવ એટલે દેહભાવનું અંતરદૃષ્ટિ છે અને મૂર્તિની અંદર પ્રવેશીને મૂર્તિને નિરખો તો એ અપરભાવની અંતરદૃષ્ટિ છે શ્રીજી મહારાજ મધ્યના આઠમામાં આપણે આવું કાંઈ કરીએ નહીં ને પલટી મારીને એટલે એ મહારાજ સરસ રીતે વાત સમજાવે છે આપણે જો એનું માનવું હોય તો હા બાહેર અથવા માહિલિકોરે ભગવાનની મૂર્તિ સામે જે વૃત્તિ કરવી એ જ અંતરદ્રષ્ટિ છે હા સત્સંગી માત્ર ને તો આવો જ્ઞાન અખંડ થાય છે પછી શ્રીજી મહારાજ શું કહ્યું ખબર હોય કે આવું કોઈ કરશે એટલે કે છે મૂર્તિની અંદર પ્રવેશી ની મૂર્તિને જોવી તો પ્રતિલોમ અંતરદ્રષ્ટિ કહેવાય બાકી તો દેહભાવની એટલે અવર ભાવની અંતર દ્રષ્ટિ કેવાય શ્રીજી મહારાજ ને ખબર એટલે શ્રીજી મહારાજ શું કહ્યું છે આમાં શું કહ્યું ભગવાન નું સ્વરૂપ છે તે નિર્ગુણ છે અને જેને જેને તે ભગવાનનો સંબંધ થયો તે સર્વ નિર્ગુણ માર્ગ છે માટે ભગવાનને પામ્યો નો જે માર્ગ છે તે નિર્ગુણ માર્ગ છે મૂર્તિમાં પ્રવે પરિવાય છે પાછું એમ લખ્યું જો એટલે વળી પાછા એમ કે ના એ તો નિર્ગુણ સગુણ એની તેની કાય કરી વાત પણ આમાં મહારાજે કીધું કે આવી રીતે બહાર ભગવાન ચિંતન મનન પૂજન કરો કે અંતરમાં ભગવાનની મૂર્તિ ને મનન ધનન ચિંતન કરો તો શું થાય કે આવો જ્ઞાન કરતા રેજો એમ ને એમ જ્ઞાન યજ્ઞ કરતા કરતા જયારે પોતાનું સ્વરૂપ બ્રહ્મ તેને વિશે પર બ્રહ્મ ભગવાન સાક્ષાત દેખાય એ જ્ઞાન યજ્ઞ નું છે આ પર વાત પૂરી કરી નઈ બાકી રાખ્યું કઈ પોતાનું સ્વરૂપ બ્રહ્મ પણ પ્રગટ થઈ જાય અને માહિત પર પણ પ્રગટ થઈ જાય આને કેમ એમ કેવાય કે આ દેહભાવની અંતરદ્રષ્ટિ છે આ પર ભાવની જ છે એટલે આત્મસત્તા બ્રહ્મસત્તાનું આ ધ્યાન છે ભગવાન નું રૂપ જ એ છે એમાં તમે કોઈ પણ ભાવે જોડાવ નિર્ગુણ જ થઈ જાઓ એ પર ભાવની વાત છે જોડાણા ક્યાં ભગવાન સાથે હે ને એટલે પણ એમને આ વોટે ચડાવીને કરવું છે ને એટલે ઈશ્વરચંદાજી સ્વામી આવી એવી રીતે બધું ભ્રમાવી દે છે બધાને માનનારા હોય ભાવે ભાવ ઓવર ભાવર ભાવ પેલા શબ્દો જ કોઈ સમજાય નહીં એવો બધો લોચો થાય શું કેવા માંગે છે આ પર ભાવની જ છે અંતર મૂર્તિ રાખી ધારિત ભજન ચિંતન મનન કરો કે બહાર અરે ખુલ્લી આખે કરો કે બંધ આંખે કરો ભગવાનની મૂર્તિમાં જોડાવો મહારાજ કે છે એ અંતરદ્રષ્ટિ છે એ જ્ઞાન યજ્ઞ છે એ જ્ઞાન યજ્ઞ નું ફળ પોતાનું સ્વરૂપ જે બ્રહ્મ એ પ્રગટ થઈ જાય છે એમાં પરબ્રહ્મનું સાક્ષાત દર્શન થાય છે ત્યારે જ્ઞાન યજ્ઞ નો આવી રહ્યો પછી મહારાજ અવધિ આવી રહ્યો કઈ કરવાનું એટલે શ્રીજી મહારાજ માનો જો કલ્યાણ ઈચ્છતા હો તો હ જે પરમેશ્વર પોતાને પરમેશ્વર ને પોતાને અભેદપણે ભજે એમને ન ગમે અંત્યનું છવ્વીસમું વચનામાં શ્રીજી મહારાજે ખાસ કહ્યું છે ખાસ ધ્યાન કરે છે જે શીખવાડે છે એમણે આ ખાસ વચના મરે પ્લીઝ આ નજર માં રાખવું જોઈએ મહારાજ પોતે કે છે શું ગમે શું ગમે ન ગમે એમ આગળ વાત કરી છે છતાં હું રિપીટ કરું છું એટલા માટે પોતા હું ભગવાન છું એવું જે માને સ્વામી સેવક પણ ન રાખે એ અભેદપણે ભીજા કહેવાય બાકી તો આમાં તો આપણે સ્વામી સેવક પણ રાખીએ છીએ અને આપણે કઈ ભગવાન નથી થઈ જતા હું ભગવાન છું એમ નથી માનતા એમ આપણે છે નહી શ્રીજી મહારાજ જ છે આપડે બોલીએ છીએ શ્રીજી મહારાજ બોલે છે તો આ શું છે પોતાને પુરુષો રૂપ જ માનવાના છે તો માનો તો છો મનાવો છો ક્રિયા એવી રીતે કરવાનું કહો છો અને પાછા કે છો હું ભગવાન છું તો શું માનો શું કેવાય શું છે આ પોતે બાપ ચોખ્ખું કે છે ને માનવાની વાત શબ્દ બરાબર શ્રીજી મહારાજ વાપરે છે પોતાને ભગવાનને જે અભેદપણે ભજે તે ન ગમે ભજવો શબ્દ મૂક્યો છે અને જો નીચે લખ્યું દેહ થી જુદો જે આત્મા તે રૂપ પોતાને ન માને તે ન ગમે માનવાનો શબ્દો પોતાને દેહ થી પોતાને જુદો આત્મા તે રૂપ ના માને આ માનવાની વાત આમ કહી દે કે આપણે માનવાનું આપણે માનતા નથી ભગવાન છીએ એમ અને સામેપણ પણ રાખીએ એટલે અભેદપણે નથી ભજતા ભજે શબ્દ વાપરો છે માનવો શબ્દ નથી વાપરો તો એમ ન કે પોતાને ભગવાનને જે અભેદપણે માને તે ગમે એમ ન કે આ મુક્તાનંદ સ્વામી ગોપાલ સુકાનંદ નિત્યાનંદ સ્વામી આ ચારેય જણા એ બેળા થઈને લખ્યું છે શ્રીજી મહારાજ બોલ્યા છે એક એક શબ્દ મને વચ્ચે કોને કહેતો આ નંદ સંતોએ વચનામર્ગ નું સંકલન કરીને કમાલ કરી નાખે છે કેટલું એ બધા ચાર સંતો પાંચ સંતો એ બ્રહ્માનંદ સ્વામી ને ચાલો કેટલું ધ્યાન રાખ્યું શાસ્ત્ર માં ક્યાંય એક શબ્દ વિરોધ પડે નહીં સાહેબ બહુ કઠણ વાત છે એટલે દુઃખ થાય કેતા પણ બસો બાસઠ છે ને એ જયારે તાત્વિક સિદ્ધાંત નિર્ણય કરવાનો હોય ત્યારે આ બસો બાસઠ પ્રમાણ ગણાય અગિયાર વધારાના છે બસો અમદાવાદ દેશમાં પણ એ સંશોધિત નથી મોટા સંતોના એટલે તત્વજ્ઞાનમાં ભેદ પડે કારણ કે મહારાજ તો જેવી સભા જેવો દેશ જેવો સામે બેસનારો જેવો એ પ્રમાણે બોલ્યા હોય સમાસ છે ગોપાળાન સામે બેઠા હોય આવડે સંતો બેઠા હોય ત્યાં વિદ્વાન એક એક શાહસ્ત્રવાગ્રેતા એની સામે વાત કરતા હોય એ લખાયું હોય એટલા સંશોધિત ન સંતો એક શબ્દ અરે મેં આગળ કહ્યું નાખો રાખ્યું છે લખવામાં સંકલન કરવામાં ધ્યાન રાખ્યું છે એક વચનામત ન હોય ને મને ત્યારે બહુ દુઃખ થયું હતું એક બહુ મોટા વિદ્વાન સાધુ મને કીધું વચનામર છે વાર્તા સાહિત્ય છે મને એટલું બધું દુઃખ થયું અરે વચનામર છે આને સાચવો આ શ્રીજી મહારાજ નો સિદ્ધાંત છે આપણા ગ્રંથોને સાચવો નાખવું કાઢીને નાખવું એ જ કર્યું છે આખી પ્રત જેમ તૈયાર કરી છે તો તમને ઓથેન્ટિક રીતે બતાવ્યું કે એમણે આ સ્વીકારી લીધું છે કે અમે પ્રત તૈયાર કરી છે આવી ભેળસણ કરી એટલે લખ્યું છે હવે જ જે ભજે એ ના ગમે ભજવાની વાત છે ભાઈ એટલે આપણે પુરુષ શ્રીજી મહારાજ ચાલે છે શ્રીજી મહારાજનો હાથ છે શ્રીજી મહારાજ નું પગ છે માવતર માનીને દંડવત પ્રણામ કરીને શ્રીજી મહારાજ ખાતર શ્રીજી મહારાજના આ સિદ્ધાંત સંપ્રદાયના સાચવા માટે હું કઉ છું તમને તમારી પાસે કાકડુદી કરું છું નહીં તારે માટે બહુ આઘાત થશે તમે નહી કલ્પો એવા એવા પરિણામો આવશે આ સંપ્રદાયના એટલે સાચવો ને પાછા વળો શ્રીજી મહારાજ ખાતર આપણે જ આપણા બાપનું ભૂંડું કરાવશું આપણે જ ગોપાળા જગતના ચોકમાં રો આવી જાય માટે પાછા વળો આ સિદ્ધાંતને સાચવો કોઈ રવાડે ન ચડી જઈએ એનું ધ્યાન રાખો ભાવતર આપણે શું કરીએ છીએ એનું પરિણામ શું આવશે નથી શીખવાડ્યું ક્યાંય વચનામત્રી મહારાજે ગોપાલ સાંભળ ગુણા કોઈ કોઈ શીખવાડ્યું નથી મૂર્તિમાં રહીને ધ્યાન કરવું પુરુષોત્તમ ભૂખ થઈને પુરુષોત્ત એટલે આવું આ કરતા થાય શું મહારાજ જમે છે માનસી પૂજા કરવાની જરૂર શું છે શરૂઆમ થાય મહારાજ જમે છે પછી માનસી પૂજા કરવાની શું જરૂર છે એટલે શ્રીજી મહારાજે વારે વારે વચનામૃતમાં ગોપાળાનું છે વારે વારે કે છે અક્ષર સાધનમાં પ્રણાયમાં સાધનમાં પ્રાણા ભજન કરો અક્ષરુપ થઈને ભજન કરો શ્રીજી મહારાજ વચન વારે વારે શું કામ બ્રહ્મ અને પરબ્રહ્મ ભેદ તમને સતત રહ્યા કરે હમ તો પરબ્રમ થઈને પરબ્રમ ભજો ભેદ કઈ કઈ રીતે રહેશે પછી એવા એવું થશે કે કલ્પી નહીં શકાય અને આપણે જ આપણા શાસ્ત્રોને જો એક કાના માત્ર નો ફેરફાર કરીશું તો બધાને સમજાતું ન હોય સમજનાર ખબર પડે કાનો માત્ર બદલાય ત્યારે શું થાય કોઈનો અધિકાર નથી કોઈ પણ શાસ્ત્રો આ પુસ્તકોમાં ગોપાળન સામે વાતો હોય આપણે મનમુખીથી ફેરવાય નહીં કદાચ કોઈ ફેરફાર કર્યો હોય ને તો બદલી લે અસલ પ્રત પ્રમાણે રાખે અચરામતમાં કોઈને ફેરફાર કરવાનો અધિકાર નથી સાહેબ અત્યારે તો નથી કેતો પણ કીર્તનોમાં પણ એક શબ્દનો ફેરફાર કરવાનો અધિકાર નથી કરે તો કેવો અપરાધ થાય સૈદ્ધાંતિકણ ગ્રંથો છે ન કરાય કોઈ મનમુખી થઈને કોઈ કીર્તનો કે ગમે ત્યાં જેમ તેમ મન ફાવે એમ અરે તમે સર્વોપરી ઉપાસનાની વાત કરતા હો તો કહી ચુક્યો છું સર્વોપરીની નિષ્ઠા એને જ કહેવાય કે જે પોતાના ઈષ્ટની એક દોરા જેટલી રજ જેટલી આજ્ઞા લોપે નહી નિષ્ઠા બોલવાનો શબ્દ છે જીવવાનો શબ્દ છે અને જેને નિષ્ઠા હોય એ આ કરી ના શકે જીવ કેમ ચાલે બાપની જીભ ઉપર પગ દેતા જીવ કેમ ચાલે અને આ નંદ સંતો દાખલો કે એનો પુરુષાર્થ શું કઈ ઓછો છે ફેરફાર કરે મોટા મોટો અપરાધ કરે છે શ્રીજી મહારાજ નો અપરાધ કરે છે નંદ સંતો નો અપરાધ કરે છે સમજી રાખજો ભલે નાના નાના કીર્તનમાં ફેરફાર કરતા હોય એ આજે નહી ખબર પડે આપણને અધિકાર કોણ કોણ આપ્યો છે આપણે પ્રેમાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી કે એમના કીર્તનોમાં આપણે ફેરફાર કરીએ એ શું બ્રહ્માનંદ સ્વામી કે પ્રેમાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી અપરાધ નથી એમણે શું મૂર્ખતામાં લખ્યું હશે તો એ જેવા સર્વોપરી સમજતા હતા એનાથી તમે વધારે ઉપર ચડી ગયા છો તે ફેરફાર કરો છો અપરાધ અપરાધ એ થાય કે ઘણું બધી એની વાતો છે માટે આવું કરવામાં પાછા વળો સંપ્રદાયને ખાતર બાપના સિદ્ધાંતને બચાવવા ખાતર આવું ન કરો એના પરિણામો આગળ ઉપર બહુ ભૂંડા આવશે હું તમને ચેતવી રહ્યો છું માનસી પૂજા કરાવી રીતે હાલતા ચાલતા પુરુષોત્તમ ચાલે છે શ્રીજી મારે બોલે છે કરવું ને એ બધું કઈ કર્યું હોય કરાવતા હોય તો પ્લીઝ માવતર એ બધું બંધ કરાવું અને છોડવ હવે આ તો કરાવે જ છે બાપાશ્રીને માનનારા તો પુરુષોત્તમ રૂપે થઈને પુરુષોત્તમ ભજન કરવું આપણે એવી રીતે મહારાજે કહ્યું છે શ્રીજી મહારાજે એ રીતે આપણે ક્રમરૂપ થઈને ભજન કરવાની વાત કરીએ તો બંનેના ભક્તોમાં ભેદ શું પડે પ્રાપ્તિમાં ભેદ શું પડે મૂળ મુદ્દો તો છે પ્રભુ વરતાલના ત્રીજા વચના વર્તમાં શ્રીજી મહારાજે કહ્યું કે ચાર પ્રકારના મોટા પુરુષ છે દીવા જેવા મશાલ જેવા વીજળી જેવા વડવાના લગ્ન જેવા દીવા મશાલ જેવા છે એ વિષય રૂપે વાયુ આવે તો ઓલાઈ જાય એટલે એનો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એ બધા ઝાંખા પડી જાય મંદ પડી જાય અને માયામાં સંસારમાં બંધાઈ જાય વીજળી જેવા વરસાદના પાણીની વચ્ચે પણ એ વીજળી નથી વચ્ચે હોય તો પણ એનો ધર્મ જ્ઞાન ભેરા ભક્તિ ક્યારેય ઝાંખા પડતા નથી વડવાનો લગ્નિ જેવા એ વડવાના તો સમુદ્ર અંદર રહે છે અને ખારા જલને મીઠું કરી નાખે છે એમ વડવાનલ જેવા જે મોટા પુરુષ છે એ તો દરિયા જેવા ખારા જીવ હોય એને મહામુક્ત કરી મૂકે છે એક એક શબ્દ પકડજો વીજળી જેવા છે એ સાધન દશાવાળા એકાંતિક સાધુ છે અને વડવાલાગ્નિ જેવા સિદ્ધ દશા પરમ એકાંતિક સાધુ છે આ શ્રીજી મહારાજ બતાવે છે પેદ યાદ રાખજો સારંગપુરના સત્તર માં વચના મહારાજે છ પ્રકારના ભક્તોની વાત કરી મચ્છર જેવા ચકલા જેવા સમળા જેવા સિંચાણા જેવા અનળ પક્ષી જેવા ગરુડ પક્ષી જેવા એટલે મરુચ્યાદિક પ્રજાપતિ જેવા ભક્તો બ્રહ્માદિક જેવા ભક્તો પ્રધાન જેવા ભક્તો વિરાટ જેવા ભક્તો પ્રધાન જેવા ભક્તો મૂળ જેવા ભક્તો અક્ષરધામમાં જે અક્ષર છે એના જેવા ભક્તો એક ગરુડ જેવા અક્ષરધામમાં જે અક્ષર રહ્યા છે એક ગરુડ જેવા છે આ છ પ્રકારના ભક્તો ની વાત કરી પછી એ જ સારંગપુર દીવા જેવા મશાલ જેવા જ્વાળા જેવા દાવાનળ જેવા વીજળી જેવા ચંદ્ર જેવા સૂર્ય જેવા પ્રલયકાના અગ્નિ જેવા મહાત્યજ જેવા આ નવ પ્રકારના મુક્તો વાત કરી હવે વાત એ છે ભાઈ કે શ્રીજી મહારાજ જયારે એ પૃથ્વી ઉપર પધાર્યા હોય ત્યારે કહેતા જુદા જુદા ધામમાંથી ફક્તો મુક્તો આવ્યા હોય એમની સાથે અક્ષરધામ તે મુક્તો એમ અક્ષર મુક્તો બોલે એટલે અક્ષરધામમાં રહે એ મુક્તો વાત છે પછી આજે બાપા શ્રી વાળા જે મૂળ અક્ષર ધોકો મારીને આઘું કાઢી નાખ્યું છે એના મુક્તો વાત નથી તો એ ગોપાળાનંદ સ્વામી એમની વાતોમાં આ બધું સમજાયું છે વિસ્તાર થી કાર્યાની સાતમાં વચના પ્રશ્ન પૂછ્યો છે લક્ષણ શું ભગવાન પ્રત્યક્ષપણે મેળ્યા હોય તો એને ભજીને પામો તો એની સિદ્ધ દશા આવે સિદ્ધ દશાનું લક્ષણ શું પછી શ્રીજી મહારાજે કહ્યું અક્ષરધામમાં જે ભગવાન નું સ્વરૂપ બિરાજે છે જે મૂર્તિ બિરાજે છે એ મૂર્તિને આ લોકમાં અક્ષરધામ એ મૂર્તિ જ્યાં નજર જાય ત્યાં દેખાય દ્રષ્ટિ જાય ત્યાં દેખાય અને એ મૂર્તિ સિવાય એક અણુ માત્ર પણ ભાષે નહીં આ લોકમાં એને સિદ્ધ દશાનું લક્ષણ કહેવાય આ હોય આ લોકમાં અને ભગવાનની મૂર્તિ જે અક્ષરધામમાં છે એ બીજ એને જ્યાં નજર થાય ત્યાં દેખાય પણ આ કઈ ભાષે જ નહીં દેખાય જ નહીં એ સિદ્ધ દશાનું લક્ષણ છે એ વાત લખી અને ચરિત્રોમાં તમે જાણો છો સ્વરૂપ સાહેબ દેશ ફરીને આવ્યા અને પછી બેઠા હતા અને બધું પૂછ્યું અને એમાં આ વાત નીકળી તમે ક્રિયા કઈ રીતે કરો તો કે મહારાજ મને તો ક્યાંય ક્રિયા દેતી નથી ખાતી નથી ટળી જાય છે જ્યાં જવું ત્યાં તમારી મૂર્તિ જ દેખાય હતા ને સામે તો મહારાજ ક્યાં બધાને વાત ન સમજાય તો એવી રીતે છે ગુરુ સાહેબ કે જેમ આમ તીર જેમ નિશાન લેતો હોય બોલ યારો પછી આમ એકાગ્ર થવું પડે ને પણ જેવાનું હોય એકાગ્રણ છે મહારાજ પ્રભુ તમારી મૂર્તિ કઈ દેખાતું નથી વૃદ્ધિ માં ભગવાન આ સિદ્ધ દશા લક્ષણ છે મારું શું કેવાનું છે આ સિદ્ધ દશા વાળા સંત થયા ને તો જે સિદ્ધ દશા વાળા વડવાના લગ્ન વાળા કીધા જેમ એકાંતિ વાત સિદ્ધ દશા બે શબ્દો વાપરો છે તો બે એક થયા કે જુદા એ એક જ થયા ને પછી ગોપાલનંદ સ્વામી પ્રથમ પ્રકરણની પચીસમી વાતમાં ત્રણ મુક્તિ વાત કરે જીવન મુક્ત વિદે મુક્ત અને કેવલ્ય મુક્ત એમની વાત કરે છે ગોપાલનંદ સ્વામી ગૌરસે સુનિયે ધ્યાન સે સુએ પ્રભુ યા તો અમૃત કા સ્વાદ હૈ આપે ના મેૃત વર્ષા હો રહી ગોપાલ સ્વામી બોલે છે અને જીવન મુક્ત વિદેહ મુક્ત તથા કેવલ્ય મુક્ત ના ભેદ કહે છે તે મધ્યે કેવલ્ય મુક્ત ની સ્થિતિ કઈ છે જેમ પૃથ્વી જળમાં રહી છે તો પણ જળમાં જ છે તેમ કેવલ્ય મુક્ત તો સદા પરમેશ્વર જ રહે છે તે કયું છે જે અક્ષરમ માં શરીરમ પચીસમી વાત પૂરી અહીંયા પરમેશ્વર જ રહે છે મોટાભાગની વાતોમાં પરમેશ્વરમાં વર્તે છે શબ્દ છે ને એ વધારે સમજવામાં સાનુકૂળ છે બાકી રહે છે એવું લખ્યું છે ફેરફારથી જે હોય તે ખોટું તો કઈ નથી વાત તમને સમજાઈ ગઈ પૃથ્વી જળમાં છે બાર દેખાય છે તો પણ જળમાં છે એવી રીતે કેવીન મુક્ત છે એ પરમેશ્વરમાં જ વર્તે છે પરમેશ્વરમાં જ રહે છે પેલા સમજો પૃથ્વી જળમાં જ છે જળમાં જ છે અંદર જળ છે પંચોતેર ટકા દરિયો છે અને આ બહાર પણ જળ જળ છે એ ન હોય ને વાતાવરણમાં જળ ન હોય ને તો બધું બળી જાય સુખાઈ જાય બધું આ લીલું કોણ રાખે છે જળ છે એ કેટલું જળ હશે અને ચોમાસામાં કેટલું વર્ષે છે પૃથ્વી સહન નથી કરી શકતી પણ એ ભગવાનમાં જ છે કઈ રીતે અંદર જોવે તો ભગવાન છે ત્યાં તો પોતાના આત્મા છે અક્ષરધામ રૂપ છે ત્યાં મહારાજ સાક્ષાત બિરાજમાં છે અંદર જોવે તો ભગવાનની મૂર્તિ દેખાય છે આંખ ખુલે જ્યાં જોઈ ત્યાં ભગવાન દેખાય અણુ અણુમાં બેઠા છે કોણ ના પાડી શકશે આંખ ખોલે મૂર્તિ દેખાય છે હમણાં સ્વરૂપાનંદ કરી આંખ બંધ કરે તો શું અંધારું દેખાય ભગવાન મધ્યના તેર માં વચરામાં કહ્યું છે હૃદય કાશમાં છવાયર્યું છે ત્યાં ભગવાન બેઠા છે મુક્ત મંડળ સભા ભરીને બેઠા છે તો શું કહેવા માંગે છે આંખ મીચે એ રીતે પરમેશ્વરમાં જેમ પૃથ્વીની અંદર પણ જળ છે પૃથ્વીની બહાર પણ જળ છે એમ પૃથ્વી જળમાં રહી છે એમ આ ભક્ત અંદર જોવે આંખ હૃદય આકાશમાં જોવે તો ત્યાં અક્ષરધામનું સ્વરૂપ એ મુક્તો બધું દેખાય દર્શન થાય છે આ ખોલે તો ત્યાં બધું દેખાય એવી રીતે કેવલ્ય મુક્ત પરમેશ્વરમાં જ રહે છે પણ આ બાપાશ્રી વાળા શું કે જો પરમેશ્વરમાં જ રહે છે એટલે મૂર્તિની અંદર રહે છે આમાં રહી માં શબ્દ પકડી લે મૂર્તિમાં જ પરમેશ્વરમાં રહે છે પણ સૂત્ર એટલા માટે ગોપાળાનંદ સામે ખાસ લખ્યું એના ઉપર ધ્યાન નથી દેતા અક્ષરમાં છે શરીરમ ગોપાલ સાહેબ કહ્યું એટલે સ્વામી ને ખબર કે આવું કોઈ કરશે એટલે લખ્યું એમણે કયું છે જે આ શ્રુતિ વાક્ય છે વેદ વાક્ય છે અક્ષરમાંસ્ય શરીરમ ભગવાન અક્ષર શરીર છે એમ કેવાનો અર્થ શું અહિયાં એમ ભક્ત એ ભગવાન શરીર છે ભગવાન અંદર રહ્યા છે એ સિદ્ધ કરવું છે સ્વામીને તમે આનો અર્થ બીજો ન કરતા એમ ભગવાન એની અંદર રહ્યા છે અને આ ભક્ત છે એનું શરીર છે એટલે અંદર પણ ભગવાન રહ્યા છે અને બહાર પણ ભગવાન રહ્યા છે એમ સ્વામી કેવી રીતે રહ્યા છે તો હવે કેટલા ભેદ પીડા સિદ્ધ દશા સિદ્ધ દશા પરમ એકાંતિક અને કેવલ્ય મુક્ત કારણ કે આ બધા સરખા થયા પછી એની નીચે તમે એકાંતિકમાં ગણો તો મશાલ જેવા વીજળી જેવા જીવન મુક્ત વિદેહ મુક્ત પછી જેટલા ગણવા એટલા ગણો એકાંતિક ના પાડે છે ચોપડા હવે આવો પ્રભુ વિશ્વચંદાજી સ્વામી બાપાશ્રીના નામે રહસ્યાર્થ ટીકામાં મુક્ત ભક્તોના ત્રણ ભેદ પાડે છે એકાંતિક પરમ એકાંતિક અને અનાદિ મુક્ત એકાંતિક થી પરમ એકાંતિક શ્રેષ્ઠ છે અને પરમ એકાંતિક થી અનાદિ મુક્ત શ્રેષ્ઠ છે સર્વથી શ્રેષ્ઠ હોય તો અનાદિ મુક્ત છે આ લાવવા છે સાંપૂર્ણ સત્તર માં કે વડતાલ નું ત્રીજામાં ક્યાંય અનાદિ મુક્ત મહારાજે વાપરો નથી એ તો પાંચ ચોપડી ભણતો એને ખબર પડે પણ આ લાવવા છે તો આપણે એ જ બાપાશ્રી માનતા આપણે અનાધિ શબ્દ તમે લાવ્યા ક્યાંથી અનાદિ મુક્ત છે બધા ગરુડ જેવા મહાતેજ જેવા એ બધ ગણાય છે તમે લાવ્યા ક્યાંથી અનાદિ મુક્ત શબ્દ એટલે જોવો ત્યાં પ્રથમ નું બત્રીસ નું છે કે નારદ સંકાદિક જેવા અનાદિ મુક્ત છે તે સમાધિમાં બહુ કાળ રહે છે પણ સમાધિમાંથી નીકળીને ભગવાનની કથા વાર્તા કીર્તન એ રૂપિચારો કરે છે નારદ સંકાદિક જેવા અનાદિ મુક્ત એમ કહ્યું તો તમે શ્રેષ્ઠ અનાદિ મુક્તને સર્વ થી છો તો નારદ સંકાદિક એવા અનાદિ મુક્ત શ્રેષ્ઠ છે ના ના ના એ તો પરોક્ષ ભક્ત છે તો વાંધો પડે ના ના એ તો પરોક્ષ ના ભક્ત છે પણ એમ કે શબ્દ અહિયાં વપરાયો છે અનાદિ મુક્ત નોડ ખાલી શબ્દ પકડવાનો છે હા અમને શું ખબર પડે તમે કેવી રીતે જાતા હોય રીતે એટલે શબ્દ પકડવાનો અનાધિ મુક્ત પેલી વાર વપરાયું એમ હા ભલે ભલે પણ આ તમે શ્રેષ્ઠ કેવા જાવ છો તે પછી ક્યાંથી લેવા જાવો ને પ્રથમ નો એમાં શ્રીજી મહારાજે કહ્યું કે હું અનાદિ મુક્ત છું પોતાને માટે શ્રીજી મહારાજે અનાદિ મુક્ત શબ્દ વાપરો ને મહારાજ થી કોણ વિશેષ હોય એટલે અનાદિ મુક્ત પોતાને માટે વાપરો શ્રીજી મહારાજે એટલે અનાધિ મુક્ત સર્વ શ્રેષ્ઠ છે એમાં એ સિદ્ધ થાય છે તો આપણે એમને પૂછીએ બાપાશ્રી માનતા હોય ને તો શ્રીજી મહારાજ તો સ્વયં ભગવાન છે પણ અહિયાં અનાદિ મુક્ત પોતાને માટે વાપરવા સાથે એની સ્થિતિ વર્ણવી શું સ્થિતિ વર્ણવી કે અનાદિ મુક્ત છું અંતઃકરણ તો બીજાને દેખામાં અહંકાર લાવે ભોગવું અંગીકાર કરું છું છતાંય હું નિર્લેપ છું એ જે સ્થિતિ વર્ણવી એ અનાદિ મુક્ત છે એટલા માટે અમે કહીએ છીએ કે આ અનાદિ મુક્તની સ્થિતિ છે એ શ્રેષ્ઠ છે તો આ અનાદિ મુક્ત નથી એવું તેમણે કીધું શ્રીજી મહારાજ ને ક્યાં સ્વયં ભગવાન છે તો અનાદિ મુક્ત ના ભાવે બોલ્યા છે અનાદિ મુક્ત ભાવે બોલ્યા છે મુક્તના ભાવે બોલ્યા છે એમને પ્રથમ ના અઢારમાં તો પ્રથમ ના તોતેર માં વચના મર્ગમાં શ્રીજી મહારાજે એવું કહ્યું કે આપણે બધા તો ભક્ત ભાવ બોલ્યા પ્રથમ ના અઢાર તમારો સર્વે નો આચાર્ય અને ગુરુ એવો જે હું તો ત્યાં ગુરુ અને આચાર્ય અને ઉપદેષ્ટા એવા ભાવ બોલ્યા છે તો એનું શું સમજવાનું અરે ભાઈ નાનો છોકરો સમજે છે કે મારા ગુરુ ના આચાર્ય નથી ભગવાન છે બાપાશ્રી વાળા ભગવાન છે તો નાનો છોકરો સમજે છે સારું એટલે મારા તો મારા જે છે ખાલી ત્યાં ગુરુ રીતે બોલ્યા છે એવી રીતે આચર્ય અનાદિ મુક્ત તરીકે બોલ્યા માનવાનું પણ સ્થિતિ કીધી એટલા માટે ઊંચી છે એમ કરવાનું એમ થોડી ઉભા રહ્યું તમે એમ કેવો છો કે સ્થિતિ વાત કરી છે અનાદિ મુક્ત પણ વચનામૃતને યથાર્થ એ વાંચવાથી એવું નથી સાબિત થતું ઉલટાનું શ્રીજી મહારાજ પોતાનું ભગવાન પણ પ્રતિપાદન કરે છે કે હું અનાદિ મુક્ત છું બકરાન જેમ સિંહ સિંહ બકરાને મારે માટે સારા સારા વસ્ત્રો ભોજન લાવે છે તો અંગીકાર કરું છું અને નિર્લેપ રહું છું પણ ભલા થઈને મારો કોઈ વાદ લેતા નહીં કેમ જે હું કોઈના ઉપદેશ મુક્ત નથી થયો કેમ જે આ માયાના પદાર્થોમાં વિષયભોગમાં ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો હજી સુધી કોઈ થયો નથી ને થવાનો નથી કોટિકલ્પિત થવાનો નથી મતલબ કે હું એવો એક છું ઋષભ નારાયણ મૃત્યુ એક નારાયણ એવા છે જેને માયા કરીને નિર્લેપ છે કે કોઈ થવાનો નથી થવાનો નથી પોતે ભગવત્તાની વાત કરે છે ભગવાનપણા ની વાત કરે છે અને તમે ખાલી એમાંથી અનાદિ મુક્ત ની સ્થિતિ પકડી લીધી વાત તો તમે સમજી શકો છો કે એવો કોઈ થવાનો એને સમા એને કોઈ સમાન નથી પર છે એટલે મારો વાદ લેતા નહી બાકી તો ઉપાધિ એટલે માયાને આ વિષયોના ભોગ ભોગવતા થતા જો કોઈ નિર્લેપ રહે એવો મારે તો કોઈ થયો નથી અને થવાનો નથી મર્યાદા મારી અત્યાર સુધી બરાબર છે અને નારાયણના તમે કયો છો અનાદિ મુક્ત ની વાત છે તો પછી હવે ઠીક છે તમારે ઠઠાડવું જ છે તો સારું તો અનાદિ મુક્ત ત્યાં કીધું છે એટલા માટે સર્વશ્રેષ્ઠ સ્થિતિ અનાદિ મુક્ત સૌથી ઊંચી ના ના નહીં એટલું નથી તો અંત્યના છેલ્લા વચના અંત્યના એકવીસમાં વચનામર્તમાં ત્યાં કહ્યું છે ત્યાં વડે શું કહ્યું છે અનાદિમુક્ત સર્વથી શ્રેષ્ઠ છે વાંચો તો વાંચો તમે ખોલો અંત્યનું છેલ્લું એકવીસમું છેલ્લેથી જ ઉપર ચડજો એટલે તમને બે શબ્દો આવશે ત્યાં જેવા શેદદીપ વૈકું ગોલો શબ્દો આવશે છે નીચેથી જાઓ છો ને ઉપર ત્યાં અનાદિ મુક્ત ની સ્થિતિ સર્વ થી શ્રેષ્ઠ છે એવું અંત્યના એકત્રીસ માં વચનાત્મા કયું છે એટલે મેં કીધું ભાઈ આપણે થાય તો આપણે જુઓ કે વાંચવામાં ક્યાં આવ્યું નથી એટલે હવે એમની પ્રતમાં વાંચું છું પાર્સદ છે તે જેવા જ આ સર્વ સત્સંગી છે અને ને અમે તો જેવા સર્વ પર જે દિવ્ય ધામ તેને વિશે ભગવાનના અને અમે તો જેવા સર્વથી પર જે દિવ્યધામ દિવ્યધામ પછી યાદ રાખજો પછી લઈશું ફેરફાર કર્યો એને જોયું અને પર જે દિવ્યધામ તેને વિશે ભગવાન ના છે તે થકી અધિક જો આ સત્સંગીને ન જાણતા હોઈએ બોલતા કેમ નથી તમે કોઈ તરત હાકોટો પડવો જોઈએ ઉભા રહ્યો ફેરફાર છે તમને પાઠ કરવા બેસાઇડતા હોઈએ તો ફેરફાર થયો નથી વડતાલની પ્રતિમા નથી કુંડા વડતાલ દેશની પ્રતિમા નથી હવે એમણે આ કર્યું છે જે છે તેથી અધિક જો આ સત્સંગીને ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાન ના સમ છે બાપાર માનનારા ને આપણે પૂછીએ આ તો તમારી તૈયાર કરેલી પ્રતિમા છે પણ ક્યાંય વડતાલની પ્રતિમા નથી વડતાલની પ્રતિમા નથી તમે અમદાવાદ ની પ્રત જો ઓનલાઈન છે નહી નથી ને અમદાવાદની પ્રથ ઓનલાઈન એટલે અમદાવાદ પ્રત જો એટલે અમદાવાદ ની વાંચું છું અને જેવા શ્વેત દિવ્યુણ બોલો તેની વિશે ભગવાનના પાર્સદ છે તે જેવા જ આ સર્વે સત્સંગી છે અને અમે જેવા સર પર અક્ષરધામ તેની વિશે ભગવાનના પાર્સદ છે તેથી અધિક જો આ સત્સંગી ન જાણતા હોઈએ તો અમને ભગવાન તથા ભગવાન સમ છે અમદાવાદમાં આવ્યું અમદાવાદ અમદાવાદ પ્રતિમા આવ્યું પણ વડતાલની પ્રતિમા નથી શ્રીજી મહારાજ સ્વધારામ સ્વધામ પધાર્યા પછી અઢારસો અઠ્યાસી ની જૂની પ્રત છે એ વખતે જે વચના અઠ્યાસી ઉપર છપાયેલું એ વચનામૃત હાથમાં છે એમાં પણ અધિક છે એનો આ પ્રત ફોટો છે છતાનંદ સ્વામીએ વચનામૃત જે સંસ્કૃત શ્લોકમાં આ બધક એ આ હરિવાક્ય સુધા સિંધુ શ્લોક છે જો અહીં લાલ દેખાય છે ત્યાં જ છે કાંચે છો અધિક શબ્દ છે હરિવાક્ય સુધાસ અધિક શબ્દ નથી મતલબ વડતાલ એટલે અમદાવાદ અને બાપા શ્રી નામે તૈયાર કરી પ્રતિમા એ શબ્દ આવ્યો એટલે આ ફેરફાર તમારા અમદાવાદ દેશમાં છે તમારી પ્રતિમા છે બાકી હરિવાક્ય સુધા સિંધુમાં નથી શ્રીજી મારા સ્વધામ પેદાયા પછી જે બોરસદ કોર્ટમાં જે અક્ષર પુરુષોત્તમ સામે હરિજિવન દાસ શાસ્ત્રીજી સમત અઢારસો ની જે પ્રથમ જૂનામ જૂની કોર્ટમાં રજૂ કરી હતી એમાં પણ નથી એ મેં તમને બતાવ્યું હાલ હરિવાઈક્ય સુધા છે વડતાલમાં નથી શું શું નથી અધિક જાણતા હોઈએ અધિક શબ્દ નથી સમાનત્વે એનો છે સમાન જાણીએ એવા જ જાણીએ એવો શબ્દ વડતાલ ઓથેન્ટિક છે બરાબર છે તો આપણે એને પૂછ્યું તમે આ રીતે કહો છો તમારે કેવું છે શું એ જ કે શ્રીજી મહારાજે એમ કહ્યું ગોપાળાનંદ સ્વામીની સામે હાથ કરીને કે આ એ બધા કરતા ત્યાં જે છે એનાથી અધિક અમે ન જાણતા હોઈએ તો અમને ભગવાન ભગવાનના ભક્તના સમ છે એટલે એ તો શું કેવા માંગો એટલે એમ કહ્યું કે ગોપાળાનંદ સ્વામી અનાદિ મુક્ત છે માટે એના જેવો કોઈ નથી એમ હાથ લાંબો કરીને કહ્યું હાથ લાંબો કરીને પ્રભુ તેમ કહો છો એ પણ સ્વામી અનાદિ મુક્ત છે એમ કહીને કહ્યું એટલે સર્વ અધિક ગોપાલ સ્વામી એટલે અનાદિ મુક્ત છે એટલે અનાદિ મુક્ત સ્થિતિ બધાથી શ્રેષ્ઠ થઈ ઉભા રહ્યો તમે કયો છો પણ અમદાવાદ વાળાએ જે છાપ્યું છે જૂના જૂની પ્રથ છે આપણી પાસે એમાં એ શું કહે છે અધિક શબ્દ એમાંય છે તો જો આ જૂની પ્રથ છે અમદાવાદની આ જોતા જ તમને ખબર પડશે કે આ જૂની છે મેં તમારા માટે સાચવી રાખીશ બાપાશ્રી વાળા માટે એમ જ સમજો એમાં શું કે છે ત્યાં એમાં નહીં હોય તમારા ફોનમાં તમે ઓનલાઈન જોવા જશો એ નહીં મળે અને અધિક છે એનો અર્થ શું છે તો ત્યાં એકડો કર્યો છે તેથી અધિક જો આ સત્સંગીને એકડો કરી નીચે ટિપ્પણી લખી છે એમાં લખ્યું છે કે ઈ માટે છે આ સત્સંગી એટલે ગોપાળાનંદ સ્વામી તે મૂળ અક્ષર છે માટે અક્ષર મુક્તોથી અધિક કયા છે કારણ કે પ્રશ્નના પ્રારંભમાં ગોપાલંદ સ્વામી અને સુક નો સંવાદ છે તે પ્રસંગથી પૂર્વા પર વિચારી ને મૂળ અક્ષર કયા આ કોણ ગોપાલ સ્વામી સામે આમ કઈને કહ્યું કે આ મૂળ અક્ષર છે આ કે છે અને મુક્ત ની વાત કરી છે બાપાશ્રી વાળા અમદાવાદ દેશવાળા કે આ મૂળ અક્ષર જાણવું તમે લોજિકલી અથવા તટસ્થપણે વિચારી શકો કે જયારે મેં પેલા તરીકે ઓળખાવામાં આવ્યા ત્યારે અમદાવાદ એટલે આ ઉમેરીને નીચે ટિપ્પણી લખી કે મૂળ અક્ષર તો ગોપાળાનંદ સ્વામી છે તમે શું ગુણાતીતાન લઈને બેઠા છો એ બતાવવા માટે એમણે આ અધિક છે એવો શબ્દ પ્રયોગ કર્યો સ્પષ્ટ સમજાય છે ગોપાલના સ્વામી ના મૂળ અક્ષર કેવાય મૂળ અક્ષર તો ક્યાંય ગોથા ખાઈ છે એનો લોક જુદા એના ભક્તો જુદા એને બધું આખું જુદું એને શ્રીજી મહારાજ કોઈ દર્શન નથી હજુ કોઈ સેવા નથી અને ગોપાળાના સમય તમે એમ કહો કે મૂળ અક્ષર છે અરે ભાઈ શાંતિ રાખો કાં ગગલાવો મૂળ અક્ષર એ દૂર છે એને ભગવાનની હજુની સેવા કે દર્શન નથી જો ભાઈ બાબાશ્રી વાળા માનનારા તમે ખારા ના થશો પણ વચરામર્તને તમારી ટીકા ટીપ્પણી ને આઈડિયા વગર કોઈ વાંચે તો એવું ક્યાંય સિદ્ધ થતું નથી કે મૂળ અક્ષર છે બાપાશ્રી વાળા કે પંચાળાના પહેલા વચનામર્ત માં સ્પષ્ટપણે લખ્યું છે કે જે અક્ષરબ્રહ્મ છે ભગવાનના અંગનો પ્રકાશ છે અથવા એમને રહેવાનું ધામ છે શાંતિ રાખો બાપાશ્રી વાળા એ પણ તમારું નાખેલું છે એ અમદાવાદની પ્રથમ પણ નથી કે ભગવાન નવ નો પ્રકાશ છે એ તો તમને ખબર છે એ પ્રથો ફોટો છે એ માય નથી લખ્યું સચિદાનંદ રૂપમ યદ બ્રહ્મ નિર્ગુણમ અક્ષરમ અન આદિઅ તત્વ તત્વ અશ્ય ધામ પ્રોક્તમ આ શ્લોકનો ઉપયોગ કરે છે ત્યાં ફેરવીને શબ્દો ફેરવીને નવો શ્લોક બનાવીને એ બધે પ્રમાણ તરીકે મૂકે છે પણ ઓરિજિનલ પ્રથમા ક્યાંય છે નહીં એટલે તમે જે કહો છો એ સિદ્ધ થતું નથી અક્ષરબ્રહ્મ આ શબ્દ નતો હતો અને પછી અમદાવાદ વાળે કાઢી નાખ્યો એ ખોટું છે તમે નાખ્યો છે એટલે એ સિદ્ધ થતું કે મૂળ અક્ષર દૂર છે ગોપાળાના સામેને મૂળ અક્ષર કે છે એટલા માટે એમણે નાખ્યું છે તમે એને અનાદિ મુક્ત કહો છો બરાબર છે સારું અમારે માથાકુર બહુ નથી થવી પણ એક વસ્તુ તો તમને કેવી જ પડશે છો શ્રીજી મહારાજે શું કહ્યું આગળથી કહેતા આવે છે હવે એ તો તમે તમને એના વિશે ભગવાનના પાર્સ છે તે જેવા જ આ સર્વ સત્સંગી છે કોના માટે શબ્દ વાપરો સર્વ સત્સંગી માટે વાપરો છે ગોપાલ સાયન માટે એક્સક્લુઝિવલી વાપરો છે એમને કીધું છે અને અમે તો જેવા સર્વતી પર જે દિવ્ય અક્ષરધામ તેને વિશે ભગવાન ના પાર્સદ છે તેવા તે જેવા જો આ સત્સંગી ના જાણ અમે તો બધાની વાત કરી પ્રભુ ક્યાંય વાત નથી બધાને કેવા ત્યા મુક્ત એમાં તો ચાલો ચાલે હોય સાધની કે હોય એકાંતિ હોય પરમ એકાંતિ બેઠા હોય બધા અનાધિ મુક્ત ના કહેવાય કોણ વાપસ કી વાળા કે ગોપાલનંદ સ્વામી જેવા હોય એને જ મુક્ત કહેવાય એ બેઠા હોય બીજા વ્યાપકા ના સાહેબ મુક્તા એ બધા જે મોટા ઠીક એટલે એક તમે જાઝામાં તો આવ્યા એટલો ફેરફાર કર્યો પાછું એને કારણ કે એ પાછું એમના આ વચનામાં રહે છે પછી ગોપાલનંદ સ્વામી આદિક અનાદિ મુક્ત અને નામ પણ ગણાવે પેલા એક કેતા હાથ આંગળી કરી એમાં આદિક માં તો આવ્યા પલટી મારી કર્યું પણ તમે ફેરફાર કરો તો પલટી મારો ચોક્કસ છે એ તમારે સ્વીકારવું પડે તમે ક્યાંય આમાં સિદ્ધ થતા નથી પણ તમે તમારું પેકડું મૂકતા નથી એટલે એવા જે બેઠા એના એટલા એટલા ગણો તમે સ્વરૂપાના છે ધણી નો કોઈ ધણી છે ભાઈ હમ ગુજરાતી માં આ બાજુ કે ધણી કોઈ ધણી ભાઈ કોઈ ધણી પણ એક વાત તો તમને કેવી જ પડશે કે આ બધી અમદાવાદ ની પ્રત છે એમાં અને તમે જે બાપાશ્રીના નામે પ્રત કરી છે એમાં એટલો તો ફર્ક છે જ અમે તો જેવા સર પર જે દિવ્ય અક્ષરધામ અને આ બાપાશ્રી પ્રતમાં શું લખે છે સર્વથી પરજે દિવ્ય ધામ અક્ષર કાંઈ નહીં જોયું તમે એ અમદાવાદમાં દિવ્ય અક્ષરધામ શબ્દ છે અમદાવાદ ની અને બાપાશ્રીની જે નામે પ્રજા ચલાવી છે એમાં દિવ્ય ધામ છે કે સહન કરી શકતા નથી કાઢી નાખ્યો અક્ષર એટલે પછી શું કરે છે એનાથી પછી જે વિવરણ કરનારા અત્યાર સુધી જે કઈ પછી વ્યાખ્યાતા હોય ને આ વચનો ઉપર વિવરણ કરતા હોય એ એનો અર્થ એવો કે છે કે દિવ્ય ધામ એટલે મૂળ અક્ષર સુધી જે બધા ધામ છે એ દિવ્યધામ અને મૂર્તિનું તે બધાથી પર છે એ અહીંયા કહ્યું છે એ જેમાં મુક્તો છે એવા જો અમે આમ બધાને ના જાણતા હોય તો અમને ભગવાન ભક્તના શ્રમ છે એ માવતર એ તમે ગોઠવું છે ઓલું કાઢી ધોકો મારીને કાઢ્યું અક્ષર તો બિચારું બેઠું હતું ત્યાં પણ તમે કાઢીને દિવ્ય ધામ કર્યું એમ કયો છો એમ કીધું છે અદાલતમાં નહીં ચલતા ખુદા કે અદાલતમાં નહીં ચાલતા અલ્લાત મે નહી ચલતા અરે આત્મા કે કોર્ટ મે નહીં ચલતા આપણે ભીતર તો જાનતેઠા હૈિ નહી માનતે તો નિકાલતે ક્યુ આવશ્યકતા ક્યા નિકાલને અને આપણા સંપ્રદાય મૂળ સંપ્રદાય સમજાવ્યા વગર ને આવા રેફરન્સ લીધા કરે કે આમાં દિવ્ય દામ કીધું છે ભાઈ ફેરવી નાખ્યું તમે વળતાની પ્રચના રોજ પાઠતો કરતા વાંચતા છે જોવો ખરા કેટલું ફેરફાર કરીને તમને શીખવાડે અને તમે એને સીધે સીધે અક્ષેપ કરી લો છો સ્વીકારી લો છો આપણું ભૂલી જવા બેઠા તમે સારું પ્રભુ હવે તમે એમ જે હોય તે પણ તમારે એમ કેવું છે ને કે અનાધિ મુક્તોની વાત કરી છે અધિક છે થોડી વાર શાંત થઈ જાઓ ખીજા છો નહીં બાપાશ્રીને માનનારા પણ તમે પકડ્યું તો નહીં મૂકો પણ શ્રીજા મહારાજના વચનોથી સિદ્ધ થતું નથી કે આ સભાથી એ સભા છે એનાથી જો અમે અધિક ન જાણતા અધિક શબ્દ ફિટ થતો નથી સમાન એ જેવા જ જાણતા ન હોઈએ તો એ જ શબ્દ ફિટ થાય પ્રથમા અમદાવાદમાં ભલે લખ્યું જ્યાં લખ્યું હોય બે અમદાવાદનું સિદ્ધ નહીં થાય અને તમારો અનાધિ મૂર્તિ સિદ્ધ નહીં થાય મૂળ અક્ષરે સિદ્ધ નહી થાય કેમ પ્રથમના એકોતેર માં વચરા પણ મહારાજે કહ્યું કે જયારે ભગવાન પૃથ્વી ઉપર પધારે ત્યારે પોતાના પાર્ષદો અનંત અક્ષરધામ એ મુક્તો સહિત પૃથ્વી ઉપર આવે તો એ આ જે સભા છે એ સભા અહીંયા છે અધિક કરવા કોની હરી પોઈ તે બોલે છે સમજાય છે મધ્યના તેર માં વચનામૃત માં મહારાજ કે છે કે એ તેજ ને વિશે એ ત્યાં તમે જ બેઠા છો ને અમે બોલીએ છીએ ત્યાં બેઠા થતા જ બોલીએ છીએ પણ આ ગઢડું કે આવું શીખ કઈ દેખામાં આવતું નથી તમે સર્વે ત્યાં જ બેઠા છો હું પણ ત્યાં જ બેઠો તો બોલું છું એ સભાના સભા હર્થી છે તો હવે અધિક કેવા કોને જાવા મધ્યના તેર માં શ્રીજી મહારાજ એમ કહ્યું કે એ તેજ ને જે મૂર્તિ છે એ જ આ મૂર્તિ જાણજો એવી રીતે અંત્યના એકત્રીસ માં પંચાણા ના સાતમાં બધે જ સ્વરૂપ છે બધું એક સાથે ખરખું જ છે અનાદિ મુક્ત તો અનાદિ મુક્ત ત્યાં પણ હોય આ સભામાં પણ હોય તો અધિક્યને કેવા જવા બોલો છાય છે ભેટ ખોટું છે કે નહીં ક્ષર કયો એ ખોટું છે અનાદિ મુક્ત કયો એ પણ ખોટું છે કારણ કે બંને જગ્યાએ મૂર્તિ સભા સરખી છે ઓકે ઓકે બહુ તમારે માથા ઉપર નક્કી કર્યું બાકી શ્રીજી મહારાજ કહે છે એ પરમ સત્ય છે પણ હવે અમને એ સમજવું છે કે તમે અનાદિ મુક્ત સર્વથી શ્રેષ્ઠ કહો છો તો એની સ્થિતિ શું છે કે જેથી સર્વશ્રેષ્ઠ કહો છો લ પ્રથમના એકાવનમાં બચરામાં જે કહ્યું છે પુરુષોત્તમ રૂપે થઈ જાય છે એને દ્રષ્ટિએ જોઈએ પછી કઈ દેખાતું નથી એવો મહિમા ભગવાન પોતાની મૂર્તિની અંદર સળંગ મૂર્તિનું અંગો અંગનું શિખા પરંત્રી મહારાજની મૂર્તિની અંદર રહીને નક્શી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિનો શ્રીજી મહારાજ મૂર્તિનો રસ માણે છે અને મૂર્તિથી ક્યારેય બહાર નીકળતા નથી મૂર્તિ જ રહે છે એવી અનાદિ મુક્તો સ્થિતિ છે રસ બસ થ મહારાજ શ્રીજી મહારાજ મૂર્તિનો મૂર્તિની અંદર રહ્યા થતા મૂર્તિનો રસ અને સુખ ભોગવે છે એવા એ મુક્તની સ્થિતિ છે અને એ ક્યારેય મૂર્તિમાંથી બહાર આવતા નથી અમાય ગોઠ બહાર જ આવતા નથી ક્યારેય બહાર નથી આવતા છે તો મૂર્તિમાં રે છે એ ક્યાં લખ્યું છે વચનામતમાં હવે વચનામત વિવરણમાં તો જે વાતો હોય તે એના ઈશારો રૂપ હોય બધા હાથમાં ના આવે અમારે જેવા જાણ ભેદુ હાથમાં આવે પણ વિવરણ કરતા જે બધા છે ને એ બધા પછી આપણે આશ્ચર્ય મૂર્તિમાં રહી મૂર્તિ ને સુખ ને ભોગવે જેવું કઈ શબ્દ આવ્યો નથી તમારે એટલા પાઠ કર્યા કોઈને હાથમાં આવ્યું એવું કે એમાં છે જ મધ્યના છાસઠ માં આપણે માથું ખંજોળવો મળે હળો એમનો એમ સાંભળેલું ભગવાન એને પોતા જેવો ચોસઠ માં લખ્યું છે ભગવાન ના સાધર્મ્ય પણ એને પામે તો કીધું છે એ સાધર્મ્ય પણ એટલે શું કે ભગવાન કૃપા કરીને પછી એને સાધર્મ્ય પામે છે એટલે એને પોતાની મૂર્તિ રાખે છે એ રાખે છે તમે બધું એને જ ગોઠ્યું ને સાધર્મ્ય પણ એટલે શું રૂપ ગુણ ઐશ્વર્ય કાળકર્મ માયા ના નિર્બંધ થઈ જાય ભગવાન જે એને સાધર્મ્ય પણ કહેવાય છે બાબાજી વાળા કે સાધર્મ્યપણું એને જ કેવાય પણ આવું સાધર્મ્ય પાયમા હોય એને ભગવાન કૃપા કરીને આ મુક્તને એને પોતાની મૂર્તિમાં રાખે છે અંદર અને મૂર્તિમાં રહીને સુખ ભોગવે છે એ તમારો ગોઠવેલો અર્થ છે તમને સમજાય છે કે આ એમણે ખેંચેલો છે વચનામર્ત કેતું નથી પ્રભુ કે છે એટલે એમ પાછળ કે સાધર્મ્ય પણ આવે એમ જ જાણવું વિવરણ કરતા રાખીએ છીએ સાધર્મ્ય પણ આવે એમ જ જાણવું કે ભગવાન મૂર્તિમાં રાખ્યો છે ક્યાં મળે એ તે પાછા લખે આ સ્થિતિ સમજવી આ સ્થિતિ પામી અનાદિ મુક્ત ને તો જ સમજાય તો જ પમાય તમારું વાટેલું તમારી પાસે જ મળે બીજું ક્યાં મળે આવું અમારે તો સ્વામિનારાયણ કે ખપે એનું વચનામત કેપે ગોપાળનો સ્વામી કે ખપે અમને તમારું ન ખપે જો મારવા નિશ્ચય છે ગમે તેઓ મહામુક્ત હોય હું સ્વામિનારાયણના વચન સિવાય કોઈને ન માનું ગોપાના સાહે વચન સિવાય કોઈને ન માનું આ નંદ સંતોના વચન સિવાય કોઈને ન માનું મનાય જ નહીં આ અર્થ તમે ખેંચ્યો છે ઇલાસ્ટિકરણાર બિંદમાં જઈને નિવાસ કરશે ભક્ત નિવાસ કરશે ચરણાર બિંદમાં એ તો દાસત્વ પાપાશ્રી વાળા સમજાવે ચરણાર બિંદ જઈને નિવાસ કરશે એ તો દાસત્વ શબ્દ છે બાકી ચરણાર નિવાસ કરશે મતલબ શું આખી મૂર્તિમાં નિવાસ કરશે અરે મારા માભો મારા માવ ધાર આ ચરણાર વિધમાં નિવાસ કરશે એનો અર્થ એ છે કે દાસ ભાવે આપણી પાસે સામિત્યમાં રહીશું ને આપની સેવા ચાકરી કરશો તે પ્રભુ આપણા ચરણમાં રાખો આપણે કોઈ ને તમારા ચરણમાં રાખો મતલબ સેવક કરીને રાખો એનો અર્થ છે મૂર્તિમાં ક્યાંથી તમે અંગૂઠામાંથી ગરી ગયા તો કઈ બાજુથી ગિર્યાંગે ક્યાં આવે છે પ્રભુ મારી મજડી કરો આટલું છે તો નાના તમને સીધું કહીએ ને આ સીધું કયો ને વાંચો અંતેત્રીસ નો એમાં કયું છે ભગવાન નો ભક્ત છે એનો ભગવાનમાં પ્રવેશ થાય છે ભગવાનમાં પ્રવેશ થાય છે એ છે વાત અંતે ના મધ્યના આડત્રીસ છે ભગવાન ના ભક્ત નો ભગવાન માં પ્રવેશ થાય છે કરવાનું સારંગપુર નબળકી થઈ ગઈ આવે છે આ જે શબ્દો છે એ તો માન્ય છે ને આપડે ના આપડે બાપ બોલે એટલે પછી સવાલ નથી એમ તેત્રીસ માં કીધું કે ભગવાન ના ભક્તો પ્રવેશ થાય છે મધ્યના અડત્રીસ માં કીધું ભગવાન ભક્તોનો ભગવાનમાં પ્રવેશ થાય છે સારક તો અગિયારમાં કહ્યું લક્ષ્મીજી ભગવાનમાં લીન થાય છે ભગવાનનો ભક્ત ભગવાનમાં લીન થાય છે એમાં કયું જ છે કયું છે બીજું ગીતાના પ્રથમના બત્રીસ માં ચરાતમાં કહ્યું કે પશુ ખીલે આવે અને પક્ષી માળામાં આવે તો માળામાં પક્ષી હોય ને પક્ષી માળામાં બેઠું હોય અને માળામાં બેઠું બેઠું બોલે ચાલે બધું કરે એમ આ ભક્તની સ્થિતિ ત્યાં કઈ છે અનાદિ મુક્તની કે ભગવાનની મૂર્તિમાં રહીને સર્વ ક્રિયા કરે ઓ ત્યાં શંકા થાય છે તમે આ વાત કરો છો પણ સારું અત્યારે નથી અડવો બીજું કઈ બોલો ગીતાના અઢારમા અધ્યાયમાં પંચાવન શ્લોકમાં ભગવાને સ્પષ્ટપણે શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કહ્યું છે તત્વોમાં તત્વત જ્ઞાતવા વિષ તે ભગવાનને તત્વત જાણી લે છે એ ભગવાનમાં પ્રવેશ કરે છે આવે છે આવે છે બાર દેખાય છે તો પણ એ જળમાં જ છે એમ એવો છે કેવલ્ય ભક્ત મુક્ત છે એ પરમેશ્વર જ રહે છે કીધું છે આવી ઉભું ક્યાંય રહ્યું મુક્ત આવીને ત્યા આવીને આપણે અનાથી મુક્ત જુદી અક્ષરમ શરીરમ એ બોલે નહી શરીર શરીર નો ભાવ એ રીતે ભગવાન એમાં રહીને ભગવાન માં રહેતો નથી ભગવાન એમાં રહે છે અંદર ભક્ત તો શરીર છે પણ અક્ષરમય શરીરમ એ સૂત્ર કાંઈ નાખે હું આ ચો આ કીધું છે કે નહીં કીધું છે સાંભળો હવે તમે આ કેવલ્ય મુક્ત પૃથ્વી જળમાં જ રહીએ છે બહાર દેખાય જે વાત કરો છો ને એ હકીકતે અક્ષરમેશો શરીર સૂત્રના આધારે ભગવાન એમાં રહીએ છીએ એટલે ભગવાનને અંદર પણ જોઈએ છે જુએ છે સાક્ષાત પણ બહાર પણ જુએ છે આ અર્થ થાય છે આપણે કોઈને એમ કહીએ કે એ મારાનો જીવ તો દુકાનમાં જ રહ્યો છે દુકાદમાં એનો જીવ રહીએ છીએ તો એ દુકાની મય ગરી જાય છે આ ખોદી છે આપડે કહીએ જ છે ને એનો પૈસો તો એનો જીવ તો રૂપિયામાં જ રહ્યો છે પૈસા માં જ રહ્યો છે ધનમાં જ રહ્યો છે દ્રવ્ય જ રહ્યો છે રહ્યો છે એટલે શું મય ગરી જાય છે અંદર વૃત્તિ આસક્તિ જોય મનગમતી સ્ત્રીમાં જેમ એને છે તો એમ એમ જોડાયેલો છે આસક્તિથી એવો અર્થ છે પણ માં શબ્દક અંદર શબ્દક આવે કે લીન શબ્દ આવે કીધું જો ગરી મૂર્તિમાં જો આ કીધું દરિયા મૂર્તિ માં પણ એ આખું વાંચો ને ભાત દેખી ભૂલે અનુભવી નહી અંતરે રહે રામ વાસે રે જો અંતરે રહે રામ વાસે અંદર પણ રા અઢાર માધ્યા નું પંચાવન શ્લોકો પર રામાનુજાચાર્ય ભાષ્ય લખ્યો છે વિષતે એટલે પ્રવેશ કરવો થાય અર્થ સંસ્કૃતમાં વિષતે તદ મતલબ પ્રવેશ કરે છે ભગવાનમાં રામાનુજાચાર્ય ભાષ્ય લખ્યું બાપાશ્રી માનનારા સ્પષ્ટપણે કાન ખોલે સાંભળજો મેં નથી લખ્યું હરિસ્વરૂપે લખ્યું નથી રામાનુજાચાર્ય લખ્યું છે વિષતેનો અર્થ રામાનુજાચાર્ય કર્યો છે પ્રાપ્નોતિ ઈતિ અર્થ ભગવાનને પામી જાય છે તત્વતા જાણી લે છે ભગવાને પામી જાય છે રામાનુજાચાર્ય કે છે વિષ તેનો અર્થ રામાનુચાર્ય એમ કરવાનો કે પામી જાય છે અંદર પ્રવેશી જાય છે એવો રામાનુ આચાર્ય અર્થ કર્યો આચાર્ય કરતા નથી કોઈ શાસ્ત્ર કરતો નથી કોઈ વૈષ્ણવ આચાર્ય કોઈ વૈષ્ણવ પુસ્તક કહેતું નથી કે ભગવાન ભક્ત ભગવાનની મૂર્તિમાં પ્રવેશી જાય છે પામી જાય છે આપણા ગુરુ ગોપાલંદ સ્વામીએ જે ગીતા ભાષ્ય લખ્યું છે એમાં એમણે એમ લખ્યું અનભતી કાશે આનંદ મામ અનુભવતી પરમ આનંદ નો અનુભવ પામી જાય છે અને વાતે સાચું ભગવાન નું દર્શન થાય ત્યારે શું થાય પરમાનંદમ પરમાનંદમ આનંદમ આનંદ મહારાજ કે ક્ષણ સમાધિમાં જેવો હોય તો જયારે હજારો યુગ પર એટલો આનંદ આનંદ આનંદ એટલે આપણને કોઈના પ્રિય પાત્ર એનું દર્શન થાય થાય શું આનંદ કે એની અંદર જતા રહી હા જગત ખરી જાય પ્રભુ ભગવાન દર્શન થાય એટલે અને આનંદ આનંદ આનંદ આનંદ એ ગોપાલ લખી વિષતે અનુભવતી ભગવાનનો પરમાનંદ નો આનંદ નો આનંદ નો આનંદ થાય છે અનુભવ થાય છે જ્યાં જઈએ પછી એનો પરમાનંદ ભગવાન સ્વરૂપનો અનુભવ થાય છે અનુભવ થાય છે ભગવાનનો અનુભવ થાય છે બીજો ને અનુભવ થતો કોઈ માય પદાર્થનો અનુભવ થતો નથી આ વિષતોનો અર્થ ગોપાળાન કર્યો છે અને તમે બાપાશ્રીવાળામાં અંદર પેશી જવાનો અર્થ કરો છો કારણ કે શક્ય જ નથી ભગવાનની મૂર્તિમાં કોઈનો પ્રવેશ નથી એક સિદ્ધાંત અફર સિદ્ધાંત છે આચાર્યો નો આ અર્થ ભાષ્ય ગોપાલ સાહેબ લખતા લખતા ગીતાના અધ્યાય અગિયારનો ચોપનમાં શ્લોકનો નિર્દેશ પણ કર્યો છે કે ત્યાં પણ કીધું છે સ્વામીને બધું ખ્યાલ છે અર્જુન આ મારી ભક્તિ નો પ્રભાવ છે મારી અનન્ય ભક્તિ થી જ મને પામે છે એટલે આપણે નથી કેતા આ વૈષ્ણવ વાત કરતા ભગવાનનો મહારાસ અખંડ ચાલે છે પણ ગોપીભાવ વગર પ્રવેશ થતો નથી એ કહેવાનો અર્થ એ છે ભગવાનના ધામમાં ભક્તિ વગર પ્રવેશ નથી ભક્તિ વગર ભગવાનને પમાતું નથી ભગવાનના એ આનંદ રસમાં ભક્તિ વગર પ્રવેશ નથી આપણે કહીને કે ભાઈ ત્યાં એનો પ્રવેશ નથી ત્યાં એનો પ્રવેશ નથી આ એનો પ્રવેશ નથી એ ક્ષેત્રમાં એ રસ ભગવાનની સેવામાં એ મુક્તોની પંક્તિમાં એ અક્ષર મુક્તોની પંક્તિમાં એનો પ્રવેશ નથી પણ કોનો થાય મામ ભક્ત્યા મારી અનન્ય ભક્તિ થી અર્જુન એમાં પ્રવેશ મળે છે ત્યારે એનો પાસ મળે છે ટાઓ હમ પ્રવેશ એનો ભગવાનના ધામમાં એ મહારાસમાં એ આનંદ રાસમાં અક્ષરની મુક્તિ પંક્તિમાં એ મુક્તોની સભામાં એ ભગવાનની સેવામાં ભક્તિ વગર અર્જુન કોઈનો પ્રવેશ નથી અગિયાર માં અધ્યાયમાં એ બધું ગણાવ્યું અર્જુન ગમે એટલા વેદાધ્યાન કરે યજ્ઞ કરે તપ કરે જે કરવું તે કરે નહી પણ મારી અનન્ય ભક્તિ છે ભક્તિ તું અનન્ય શું થાય મને જ્ઞાતું દ્રષ્ટું પ્રવેશો શક્ય અનન્ય ભક્તિથી મને જાણી શકે છે જોઈ શકે છે અને મારામાં પ્રવેશ કરી શકે છે આ ભક્તિનો પ્રભાવ છે પણ પ્રવેશનો અર્થ શું છે પામું એમાં પ્રવેશ મેળવવો મહારાષ્ટ્રમાં મુક્તોની મંડળીમાં એ સભામાં એ સેવામાં એ ભગવાન અક્ષર ધામમાં ભક્તિ વગર શક્ય નથી જે કરવું એ બીજું કરો પ્રભુ આ કેટલી મોટી વાત છે ઓહ અને સામે દ્રષ્ટાંત છે જો શુક્રાચાર્ય બલિ મહારાજ યજ્ઞ કરતા હતા વામનજી આવ્યા ત્રણ ડગલા પૃથ્વી માંગી શુક્રાચાર્ય જોયું જળ લઈને સંકલ્પ નહી આ વિષ્ણુ છેતર આવ્યા છે ઓળખી ગયા પ્રવેશ ન થયો જો ભક્તિ નથી અને બલિ મહારાજના હૃદયમાં ભક્તિ છે અને બલી પામી ગયો આજે પણ દરવાજે ઉભા છે બલી દરવાજે સેવક સ્વામી થઈને ત્યાં છે ને એ બલિ ભગવાન ના અંદર પ્રવેશી ગયા આ દ્રષ્ટાંત અને પહેલા ભક્તિ નહોતી શુક્રાચાર્ય શક્યા પણ તત્વ જાણી પણ ન શક્યા વિરાટને જોઈ પણ ન શક્યા અને પામી તો શક્યા જ નહીં એ ભક્તિનો મહિમા છે કે ભગવાનનું આ એવું જ ક્ષેત્ર છે મારું જે ધામ છે મારા જે મુક્તો છે મારું જે સાહ્ચર્ય છે મારી જે સેવા છે મારું જે પાર્ષદ પણ પામે છે મારા પાસે ભક્તિ વિના નથી સંભાવ પ્રવેશ નથી મૂર્તિમાં પ્રવેશનો અર્થ નથી પ્રાપ્નો શ્લોકમાં અગિયાર ચોપનમાં શ્લોકમાં ગોપાલ સ્વામી રામાનુચાર્ય બંને એ નાયમ આત્મા પ્રવચે ન લભ્યો ન મેધિયા ન મૌનાશ્રુતે નેશ્ય વૃણુ તેને લભ્ય ભગવાન જેને ઈચ્છે એ જેને પામી શકે અનન્ય ભક્તિથી શબ્દ મૂક્યો છે પામે થાય અર્થ પ્રવેશ મૂર્તિ અંદર થાય એવો કોઈ આચાર્યો અર્થ કરતા નથી પ્રભુ હવે શું કરવું જોવો ગોપાળાનંદ સાહેબ ની વાત બહુ સરસ છે હું તમને હું ગોતીને દઉં ગોપાળાન સાહેબ કરે છે પ્રવેશ નો હવે ભક્તનો ભગવાન પ્રવેશ થાય છે એ વચનામૃત વંચાવ્યું એટલે આપણે આવશું હમણાં ત્યારે તે સાંભળીને સોમલેખાચરે પૂછ્યું છે દેહ મૂકીને પ્રવેશ થતો જ મારું મને લાગે છે કે પછી જ લો પેલા તમને વચના સમજાવી દઉં એટલે નહીં તમે લોચે ચડી જાઓ એટલે સારંગપુરનું જે અગિયારમું એમણે કહ્યું ને લક્ષ્મીજી નું અને પક્ષીના માળાનું કહ્યું ને એ અત્યારે હું નથી લેતો કારણ કે એમાં તમે થોડુંક આ સમજવામાં સિંકરો નહી થાય એક સૂત્રતા નહીં છે પણ અંત્યનું જે તેત્રીસ માં જે કયું છે અહિયાં તો ગીતામાં આપણે સમજી લીધું નાપાડી મારે જ શું કે છે એમણે કીધું ને તેત્રીસ માં કીધું છે ભગવાન નો ભક્ત માં પ્રવેશ થાય છે એકાંતિક ભક્તનો વાસુદેવ ભગવાન વિશે પ્રવેશ જાણવા મારે વાત કરે છે અને હમણાં પણ જે ભક્તને ભગવાનની કથા કીર્તન નામ સર્યાદિ જે દસ પ્રકારની ભક્તિ તથા ભગવાન નું તથા સ્વધર્મ વૈરાગ્ય જો બધું ગણાવે છે એક એક શબ્દ મહત્વ હોય તથા આત્મનિષ્ઠા તથા સંતનો સમાગમ એનું બંધાણ એવું હોય તે એવું હોય જે તે વિના કોઈ રીતે ચાલે જ નહીં જેમ અફીણનો બંધારણ આદિ હોય તેને તેના વિના ચાલે નહીં અફીણ કડવું ઝેર છે તો પણ અફીણા બંધારણીને અફીણ વિના ચાલે નહીં તથા દારૂનું બંધાણ હોય તો તે દારૂ પીએ પણ તેનું ગળે તો પણ તેને તે વિના ચાલે નહીં તેને ઘણાક રૂપિયા આપો તો પણ એ બંધારણથી એને વાલા ન થાય અને પણ લે પણ નહીં એ વ્યસન એના જીવ સાથે જળાય ગયું છે તેમ જેને ભગવદ ભક્તિ આદિ ક્રિયાનું બંધારણ થયું હોય તે ગમે તે અવ કુસન થાય તો પણ તે વિના એને ચાલે જ નહીં તે વિના બીજા કાર્યમાં એનું મન રાજી થાય નહીં ને ભગવદ્ ભક્તિ આદિ એનો જીવ જળાય ગયો હોય ને એનો જ એને ઈશ્વર હતી હોય એવો જે ભગવાનનો ભક્ત તેનો ભગવાન વાસુદેવના વાસુદેવ ભગવાન વિશે પ્રવેશ છે એમ જાણો પ્રવેશનો અર્થ કર્યો મારે દારૂ ને અફીણ ના બંધાણી ચાલે નહીં એવું જેને ભગવાન ની ભક્તિ આ તે બધું હોય એનું વ્યસન થઈ ગયું હોય મહારાજ કે એનો પ્રવેશ જાણો ભગવાન પ્રવેશ નો અર્થ સમજાયો અંદર નથી અર્થ કરે છે મહારાજ મધ્ય નો ત્યાં તો તમે જોઈ રહ્યો એવો પ્રવેશ અર્થ મહારાજ નો બોલ્યા છે એ તો આપડે ત્યારે લબરકી થઈ ગયી હતી કે એમાં કીધું છે અંતેના તેત્રીસ માં કીધું ભગવાન પ્રવેશ થાય છે પ્રવેશ મતલબ એટલો જોડાઈ ગયો હોય ભગવાન સાહેબ ભક્તિમાં મૃત્યુથી હમ તમને ખબર છે ને અખીણ અફીણ નાયડો ખેંચે પણ તો અફીણ છોડે નહીં હ એમ આને ભગવાન ભગન નાયડું તૂટે એને પ્રવેશ કહેવાય એને પ્રવેશ હા એ મહારાજ સમજાવે અને એકાંતિક ભક્ત તેને એક તો આત્મનિષ્ઠા હોય બીજો વૈરાગ હોય ત્રીજો પોતાનો ધર્મ દ્રઢ્ય હોય ચોથી શ્રીકૃષ્ણ ભગવાન વિશે અનન્ય ભક્તિ હોય અને તે એકાંતિક ભક્ત જયારે દેહ મૂકે ત્યારે એનો શ્રીકૃષ્ણ ભગવાન વિશે પ્રવેશ થાય છે અને જે આમાં કાંઈ બાકી નહીં રાખે પ્રવેશ થાય છે એમ કીધું પણ પછીનું કાઢી નાખે અને જે એકાંતિક ન હોય તેનો બ્રહ્માદિકમાં પ્રવેશ થાય છે અથવા શંકર શાણાદિક વિશે પ્રવેશ થાય છે પણ એકાંતિક થઈ આવેસુદેવમાં પ્રવેશ થતો નથી હવે સાંભળો તે પ્રવેશ તે એમ સમજવો જે પોતે સમજાવે પોતે એનો અર્થ કરે છે આપણે ક્યાં ગીતાના ભાષ્ય પર જોવા જવાની જરૂર છે જેને નિષ્ઠા ન હોય જોવે છતાંય આપણે તો જોઈએ નિષ્ઠા હોય એ આ જાણવાથી રસ આવે જેમ ગોપાલ સાહેબ ભાષ્ય કર્યું પણ એમ કે આ સિદ્ધ કરવા માટે જેમ અતિશય લોભી હોય તેનો ધનમાં પ્રવેશ થાય છે જેમ અતિ કામી હોય તેનો મન ગમતી સ્ત્રીમાં પ્રવેશ થાય છે જેમ ઘણીક દોલત વાળો હોય ને તે વાંજ્યો હોય ને તેને દીકરો આવે તો તેનો દીકરામાં પ્રવેશ થાય છે જેનો જીવ જેને વિશે તેનો પ્રવેશ જાણવો પણ અગ્નિમાં અગ્નિ મળી જાય છે તેમ પ્રવેશ નથી થતો એ તો જેનો જેને વિશે પ્રવેશ હોય તેને પોતાના ઈષ્ટદેવ વિના બીજા કોઈ પદાર્થને વિશે હેત ઉપજે જ નહીં તે વિના જીવે મહા દુઃખના દિવસ જાણો તો એ પાછું પકડ્યું છે મૂર્તિ માં જ પ્રવેશ થાય મૂર્તિ માં જ પ્રવેશ થાય છે એટલે હવે તમે જો ગોપાલ સ્વાયમી એ જ વચ્રમત વંચાયું છે હા એ જ વચ્રમત વંચાયું છે અને પછી કે છે અને ભક્તનો ભગવાનમાં પ્રવેશ થાય છે એ વચનામૃત વંચાયું નીચે લખ્યું છે મધ્યનું આડત્રીસનું આ વાંચ્યું હમણાં એ ત્યારે તે સાંભળીને સોમલેખાચાર પૂછ્યું છે દેહ મૂકીને પ્રવેશ થતો હશે કે દેહ છતાં પ્રવેશ થતો હશે ત્યારે સ્વામી કહે છે દેહ છતાં પણ પ્રવેશ થાય છે કેમ જેનો જેને વિશે અતિશય સ્નેહ હોય તેનો તેને વિશે પ્રવેશ જાણવા તે જયારે આ વ્યાખ્યા બહુ સરસ કરી પછી સમજવા બહુ સરસ કરી સ્વામી તે જયારે શ્રીજી મહારાજે સંતને જુનાગઢ મોકલવા માંડ્યા ત્યારે પ્રવેશ અપ્રવેશ એવી રીતે પાષાણ ને કરીને બહુ વાર્તા કરી પ્રથમ પ્રકરણની ત્રણસો સાત ની વાત છે પ્રવેશ આપણે હેત માન્ય શ્રીજી મહારાજ હેત છે ગોપાલ છે ત્યારે ખબર પડી જુનાગઢ મોકલવાના થયા મંદિરે તો બહુ હેતવાળા જણાતા હતા પણ કોઈ મામી શું છે વચન સાહેબ સ્વરૂપ નિષ્ઠાની વાત કરો હેત ની વાત કરો બાપનું વચન એટલું ન લોપે એને હેત કેવાય એને ઉપાસના કહેવાય એને સ્વરૂપ નિષ્ઠા કેવાય સ્વામી શીખવાડે છે પ્રભુ હવે ગોપાળી માનવું નથી કારણ કે ગોપાળના સ્વામી ના કઈ વચનો એમનું જે આ કર્યું છે ચીડફાડ કરી છે એમાં કઈ મેળ ખાતા નથી કરો આ વાત છે એટલે સમજવાની એ વાત છે ગજા ગઢવી બ્રહ્માન સાંઈ ને ગુણાતીતા કે ના શ્રીજી મહારાજ આવે ત્યારે હું આવું આને નિષ્ઠા કહેવાય એમ આપણા માટે ભલે બધાના વચનો જે હોય તે પણ પેલા વચનો શ્રીજી મહારાજના છે એ છે એ કે છે એમ કરાય એજ વસ્તુ સાચી બાકી ન થાય અને એ નિષ્ઠા ન રાખો તો ઘણા બધા ભૂલા પડ્યા છે જેને પામવાની વાતો કરે છે ને કરે વાતો તોડે બ્રહ્માંડ તોય નવ જમ દંડ રે તો માનતા નથી અને ધર્મ કોને કીધો નિષ્ફળ સાહેબ ધર્મ તે સૂતના વચન શ્રીજી મહારાજના વચનો એ જ ધર્મ જો સાહેબ વચ્ચે કહી દો ખોટું નહીં લગાડતા શિક્ષા પત્રનો ચુમ્મોતેર નો શ્લોક છે કે મોટા પુરુષ થયા હોય એમણે પણ કોઈ અધર્મ આચરણ કર્યું હોય તો તેનું ગ્રહણ ન કરવું એટલે ખોટું કર્યું હોય તો ગ્રહણ ન કરવું આપણે ખોટું શીખવાડ્યું હોય તો મહારાજ ના પાડે છે મોટા પુરુષ છે હું ક્યાં ના પાડું પણ એને ખોટું કર્યું શ્રીજી મહારાજ વચન થી વિરુદ્ધ કર્યું ત્યાં મહારાજ કે ગ્રહણ ન કરવું એ વચન યાદ રાખો ગ્રહણ કરવા જેવું છે ત્યાં ચુમ્મોતેર શ્લોક શિક્ષા લખ્યો છે એને આચરણ માંની કાઢી નાખે પણ ખોટું આચરણ અધર્મ આચરણ લ્યો એમાં કાંઈ પણ ખોટું કરે ખોટું શીખવાડે ઉભું રીતે મહાપુરુષ છે પણ શ્રીજી મહારાજ કે છે હું નહીં માનવ આપણી નિષ્ઠા એવી હોવી જોઈએ સ્વામીનારાયણ આ નિષ્ઠા નહીં હોય તો ફગી જવાનું આવું તો કેટલું નવું આવવાનું હજી તો યાદ રાખજો અને હું પેટ એટલા માટે કઉ છું કે આ એમણે સિદ્ધાંત કર્યો છે ઈશ્વરદાસ સ્વામી એને જે બીજા પ્રવર્ત છે એમાંથી એટલું બધું નવું નીકળશે કારણ કે પેઢીઓ જોશે એ તમને નથી દેખાતું મને સમજાય છે એટલે હું જીવ બાળી ના કહું આ જ્ઞાન આ થશે એટલે તમે શ્રીજી મહારાજના ગોપાળાન સ્વામીના એના જે ગ્રંથો એના જે વચનો એને અનુસરો એને પકડો એને શુદ્ધ રાખો બીજા દિંડમાં ભળો નહીં સંપ્રદાયનું જો હિત કરવા બેઠા હોય તમારું આપણું પોતાનું કલ્યાણ ઈચ્છતા હો તો આમાં જ છે અનેક પ્રગટ અનેક જાત જાતની માન્યતાઓ પ્રવર્તનો થશે કલ્પના બહારનું થશે કારણ કે ઈશ્વર ચંદાજે આખી ધરી ચુકાવી દીધી તો માળા ખીલાની તો વાત હું બાકી રાખું છું પણ આમાં એક વાત કહી દઉં અત્યારમાં કે તમને આવ્યું મૂર્તિમાં પ્રવેશમાં ના દિવ્યું એને ખબર છે ક્યાં નથી થતું એટલે લોહીનું બારમું વચરાવર છે ને પ્રભુ એમાં મુક્તો અલ નિશ્ચયના છ ભેદ બતાવ્યા છે હે ને એ તમને ખબર નહીં હોય સવિકલ્પ નિર્વિકલ્પ ત્રણ ત્રણ ભેદ બતાવે ઉત્તમ મધ્યમ કનિષ્ઠ ઉત્તમ મધ્યમ કનિષ્ઠ છ પ્રકારનો ભેદ બતાવે એમાં છેલ્લો જે છઠ્ઠો છે ભેદ છે ને એ આ છે જેને રોમ રેમે અષ્ટાવરણીયુક્ત એવા જે કોટી કોટી બ્રહ્માંડો જે અક્ષર આગળ અણુની પેઠે જણાય છે એવું છે પુરુષોત્તમ ભગવાન ધામ રૂપ અક્ષર તે રૂપ પ્રયો થયે ભગવાન ઉપાસના કરે પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરે ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળો કહીએ બરાબર છે ને આ બાપાસ પછી આમાં તેને થોડું ફેરવી નાખ્યું છે અક્ષર રૂપ થકો નહીં અક્ષર તેને વિશે રહ્યો થો એવા શબ્દો કરી નાખ્યો પણ મારે જોવાનું તમને ધ્યાન દોરવાની એ વાત છે જિજ્ઞાસુઓને ભક્તોને મુમુક્ષુને કે ટીપ્પણીમાં એ લખે છે ઈશ્વરચંદ્રાજી સા ઉત્તમ નિર્વિકલ્પ વાળો નિશ્ચિવાળો કહો અક્ષર ના અક્ષર રૂપ થઈને જે જોઈએ હા એને મારે શું કહ્યું ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચિય વાળો પરમ એકાંતિક જેવાની વાત છે પણ સાંભળો આ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય વાળા તે સિદ્ધ દશા વાળા પરમ એકાંતિક મુક્ત જાણવા ક્યાં આ કયા અને જે શ્રીજી મહારાજની મૂર્તિમાં સળંગ રહ્યા થતા મૂર્તિના રોમ રોમ ના નવીન નવીન સુખ ભોગતા એવા જે અનાદિ મુક્ત તેમને નિર્વિકલ્પમાં અતિ ઉત્તમ નિશ્ચય વાળા જાળવા ભેદ કાઢ્યો શા માટે લાવવો પડ્યો વચનમાં નથી મહારાજે વાત પૂરી કરી દીધી હતી તો એમને હાથ ભેદ ઉભો કર્યો ઉત્તમ નિર્વિકલ્પ વાળા તે અતિ ઉત્તમ નિર્વિકલ્પ વાળા કોણ તો કે મૂર્તિ માં રહીને સળંગ મૂર્તિ કે વચનવત્તમાં નથી એને પોતે સિદ્ધ કરી દીધું કે વચનવત્તમાં નથી અમે જે કહીએ છીએ અનાજ મુખ સ્થિતિ વચનવત્તમાં નથી એટલે એને અતિ ઉત્તમ વાળો કરી સાતમો ભેદ ઉભો કર્યો ચાલો હવે પ્રભુ આ અમારે એ જાણવું છે બાપાશ્રી વાળા મતે કે આવા ભક્તો અનારી મુક્ત તમે કયો છો તો પછી દેહ મૂકે ત્યારે થાય છે શું આ તમે એક એક વસ્તુ સમજવા જેવી છે હા હું જે બધી વાત જીવ બાળીને કરું છું સમજવા જેવી છે કે આપણે ક્યાં ઊંધે રસ્ટે ચડી ગયા છે એટલે આ જે સિદ્ધાંત આ બાપાશ્રી નામે બનેલા સિદ્ધાંતને અનુસરે છે એ ક્યાં ચડી ગયા છે તો પ્રશ્ન થાય ને કે આવી રીતે એને દેહ મૂકે ત્યારે શું થાય તો આ ઈશ્વરદાસ એ રચનામ રહસ્ય બાપાના નામે જે ટીકા કરી એમાં જે મૂક્યો બધા પ્રવર્તન કરે છે માને છે એ પ્રમાણે એમ કે છે ભક્ત જયારે આવો દેહ મૂકે પ્રભુ એટલે એનો જીવત સાકાર મૂર્તિમાન જેવો થઈ જાય છે આમાં તમને બહુ કઈ ખબર નહીં પડે પણ હું સમજાવીશ જીવ સાકાર મૂર્માન થઈ જાય છે અને શ્રીજી મહારાજની મૂર્તિ ની અંદર પ્રવેશી બસ મૂર્તિમાં અખંડ રહીને સુખ ભોગવે છે એ તો એમ જ માનતા છે મૂર્તિમાં જ રહેતા હોય છે નીકળવાનું થવાનું એવું છે જ નહીં પણ એનો જીવ સાકાર થઈ જાય છે ને એના ઉપર ધ્યાન દેવાનું છે ભાઈ જીવ સનાતન અણુ છે એ પોતે એનું સ્વરૂપ છોડે નહીં અને જો છોડે તો સનાતન અંશ ન થાય અક્ષરંશ અક્ષર જેવો કેમ કેવાય એને એમાં વિકાર કેમ થાય એ ફૂલે કેમ એનું સ્વરૂપ કેમ છોડે પ્રભુ રામાનુજ આચાર્ય બધા આચાર્યો કોઈ આ મતને સ્વીકારે નહીં જીવ અણુ અણુજ રે હા જ્ઞાને કરીને સરવજ્ઞ થાય અલ્પજ્ઞ હોય એમાંથી સરવજ્ઞ થાય એ તો અત્યારે દેહ છતાંય થાય દેહ મૂકી નહીં થાય પણ અણુ સ્વરૂપ કેમ છોડે અણુ તો અણુ જ રહે તો આ કે છે સ્થાપન કરે છે જીવ પોતે સાકાર થઈ જાય છે મૂર્તિમાન થઈ જાય છે જેવો શ્રીજી મહારાજ એવા જે થઈ જાય છે અને મૂર્તિમાં રહે છે અરંગ ત્યાંય ધામમાં અને અંદર થી મૂર્તિ નું ભોગવે છે અને પરમ જે કયા ઉત્તમ નિર્વિકલ્પ જે કયા લો એના છઠ્ઠા ભેદ એમનો હાથ ભેદ તો અંદર જતો રહ્યો મૂર્તિમાં અને છઠ્ઠા ભેદ વાળા સન્મુખ બેસીને ભગવાન શ્રીજી મહારાજ દર્શન નો સુખ લે છે એ પરમ એકાંતિક એને મૂર્તિમાં પ્રવેશ નથી એટલે શિફાડે એવું પરમ એકાંતિક મળી ગયા તો તમારે મૂર્તિથી બહાર રહેવું પડશે અનાધિ મુક્ત મૂર્તિ માં રહીને એ સ્થિતિ મળશે ત્યાં પ્રવેશ મળશે એટલે અક્ષર પુરુષોત્તમ એમ કે અમારા અક્ષર પ્રગટ બ્રહ્મ છે એની પાસે આવશો ત્યારે જ તમારું પાર પડશે આ કે તમે અનાધિ મુક્ત પાસે આવો જ પાર પડશે અમે ભેદ શું છો આ સુકામાં મૂર્તિમાં કાર બાપા ને વિશિષ્ટ કરવા કઈ રીતે બાપા ને જુદા કઈ રીતે પાડવા અને કઈ રીતે એને ફોલો થાય બધા આ બધા ખેલ છે જીવ સાકાર થઈ જાય છે પ્રભુ આ તો કોઈ નો મત નથી પરત છે આજે જાણતા હોય ને એ આંખી જાય કે શું વાત કરે છે અને શ્રીજી મહારાજ જો હું વચનામૃત તમને પ્રમાણ આપું છું પછી પેલું પરચનામ છે ગરડા પ્રથમ પ્રકરણ નું પેલું મુક્તાનંદ સામે ભગવાન કરી લાંબુ કરીને પોતાનું ગોઠવીને ગોઠવી દેવું એમ તે કઈ હાલતું છે મારા પ્રભુ કેવા દેહ પામે છે જો પેલી વાત તો દેહ ને પામે છે મતલબ કે કઈ જુદો મળે છે કોઈ જીવ થતો નથી નહીં તે મુક્ત પૂછે શું કામ કઈક મળે છે તે ભગવાન ની ઈચ્છા એ કરીને બ્રહ્મમય દેહ પામે છે અલગથી દેહ ને પામે છે બ્રહ્મમય દિવ્ય શરીર પામે છે અને જયારે દેહ ને મૂકીને ભગવાન ના દામ જાય છે ત્યારે કોઈક તો ગરુડ ઉપર બેસીને જાય છે અને કોઈક તો રથ ઉપર બેસીને જાય છે એક એક લીટી નો સ્વાદ માણો પ્રભુ અને કોઈક તો વિમાન ઉપર બેસી ને તેને યોગ સમાધિ વાળા છે તે પ્રત્યક્ષ દેખે છે શું વાત કરી રહ્યા છો પ્રત્યક્ષ મારા તે દેખે છે તમે જોયું આપણે હજારો પ્રસંગ છે મહારાજ તેડવા આવ્યા હોય સંતો દેખાયો શ્રીજી મહારાજ બેઠા રથમાં બેઠા હોય પેલો દેહ છૂટે દિવ્ય મૂર્તિ થાય ભગવાન પ્રત્યે શરીર આપે રથમાં બેસાડે લઈ જાય ઇમાન જતું જોવે કેટલા પ્રસંગો સાહેબ એમના ગ્રંથોમાં જોઈ લો તમને એક પણ આવો પ્રસંગ નહીં લખે હા એક્સ્ટ્રા ઓર્ડિનરી બાબત છે ભગવાન સ્વામિનારાયણ માટે કેના ભક્તોને તેડવા રથ વિમાન લઈને આવે છે એમના કોઈ ગ્રંથો ન કાઢી નાખ્યું તમને વાંચવાની મળે છે માનતા જ નથી કે એમાં પામવાનું જ ક્યાં છે જીવ પોતે સાકાર થઈ મૂર્તિમાં જતો રહે છે અને રથ વિમા ટિપ્પણીમાં લખે છે આ રથ વિમા દેખાય છે જોવે છે એ તો બધું ભક્તોના સમાસ માટે મારા દેખાડે છે બાકી એને પામવા બાકી કઈ રહેતું જ નથી આ દેખાડે છે જેથી બીજાને સમાસ થાય બાકી આને શું પામવાનું બાકી શ્રીજી મહારાજ ને પણ એમના આનંદ પાર્શો લેવા આવ્યા એવું વર્ણન મળે છે અને એમ કહે છે કે દેહ દેહિ ભાવ નથી એટલે બીજો દેહ મળે છે તો દેહ દેહિ ભાવ થાય દેહિ એટલે આત્મા આ દેહ તો એવો દેહ દેહ ભાવ મુક્ નથી એ તો ભગવાન પ્રભુજી સારંગપુર નું ચૌદમું વચરામત છે ને એ જાણવા જેવું છે અદભુત છે પ્રભુ જોવો હું તમને વાંચી બતાવું યાદ રાખવા વિમુખ ને જયારે અંત સમૂહ આવે છે ત્યારે તે અજ્ઞાની જીવને તો યમના દૂત દેખાય છે તે દેહની વિસ્પૃતિ થઈ જાય છે ને મૂર્છાવસ્થા આવે છે કોને અભક્તને ભગવાનને ભજતો નથી એવો પછી તે યમના દેહને મુકાવીને જીવનો જુદો કરે છે ત્યારે જીવને પ્રેતનો દેહ બંધાય છે ને કોઈ દેહ વગર રહી શકતો નથી અને બચવાત્મા જ આવે છે કે ભગવાન એને દેહ ઇન્દ્રિયો અંતર્ગત પ્રાણ બધું આપે છે શરીર વગેરે આપે છે જીવ તો અણુ છે એની પાસે આગળ છે નહીં એટલે ભગવાન આપે છે તો આ જે ભક્ત નથી તો એને પ્રયત્નો અને જ્ઞાની એવો જે ભગવાનનો ભક્ત તેને તો અંતકાળે ભગવાન કે ભગવાનના સંત દેખાય છે તે એને પણ દેહની વિસ્મૃતિ થઈ જાય છે ને મૂર્છાવસ્થા આવે છે પછી એ દેહને મૂકીને જુદો થાય છે ત્યારે એ ભક્તને ભગવાન ભાગવતી તનુ આપે છે દિવ્ય શરીર ભાગવતી એટલે દિવ્ય શરીર ભગવાન તનુ એટલે શરીર દિવ્ય શરીર ભાગવતી તનુ ભગવાન એને આપે છે તે દેહ કરીને ભગવાનના ધામ વિશે રહે છે સપષ્ટ સપષ્ટ છે ને કે આપે છે અત્યારે આપણને શરીર મેળ્યું છે આપડે આત્મા છે એ રૂપે થઈ ગયો છે અલગ થી મેળ્યું છે મેળ્યું છે મૂકીને બી આજ છે પ્રયત્નો દેહ મળે છે તો એને પૃથ્વીને જળ બે નથી તે જ વાયુ આકાશ નો ત્રણ તત્વનો દેહ દેખાય એને મળે છે પણ એ છે જળ પ્રકૃતિનો અને જળ માયાનો આપણને ન દેખાય કારણ કે પૃથ્વી જળ એમાં નથી દેખાવું હોય તો પાછો દેખાય છે આમે આવીને ઉભો રહીએ કારણ કે સૂક્ષ્મ રૂપ એ છે એની પાસે પણ એને જે શરીર બંધાય છે મળે છે જુદા જુદા ઘેટું થઈ જાય બકરું થઈ જાય ઓલું થઈ જાય ભેંસ થઈ જાય પાડો થઈ જાય પણ એ શરીર કરે છે શેર માયા નામાંથી જળ પ્રકૃતિના શરીર આપે છે કારણ કે આ જો આ દેહમાં આપણે પોતે નથી થયા આપણે પોતે થઈ જતા હોય તો પછી કોઈના શરીરને લેવાની અપેક્ષા શું છે અને સારો રૂડો રૂપાળો ન બનાવીએ આપણા હાથમાં હોય તો ઘણા શિંગોડા જેવા છે એનું શું નથી થતું આ જ શરીર પણ ભગવાન આ લોકમાં આ શરીર આપે છે ભગવાન આપે છે દેહ મુક્તિ વખતે પણ ભગવાન શરીર દિવ્ય આપે છે એ વગર ત્યાં જવાતું નથી કેટલું આપણે ગામડામાં કે ને પાંચીય તેલ નાખીને ઓળે માથું કે પાંતિય પાય તેલ નાખ્યું છે એમ શ્રીજી મહારાજ પાંતિય પાતીયે તેલ નાખીને સમજાવે છે તમે જો મધ્યનું છાસઠ વચના પરત છે પછી બ્રહ્માનંદ કહ્યું છે જયારે ભગવાનની ભક્તિ એ કરીને એ જીવના અજ્ઞાન ની નિવૃત્તિ થાય છે ત્યારે એ જીવને સ્થુલ સૂક્ષ્મ ને એ માય ત્રણ દેહ સંબંધ રહેતો નથી ત્યારે એ જીવ ભગવાનના ધામમાં જઈને કેવી રીતના આકારે યુક્ત થતો રહે છે કઈ બાકી નથી જો હવે મહારાજ સમજાવે છે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જયારે એ જીવના અજ્ઞાન ની થાય છે ત્યારે એને માય ત્રણ દેહ નો સંઘ છૂટી જાય છે પછી એ જીવ કેવળ ચૈતન્ય સત્તા માત્ર રહે છે એટલે આ જળ પ્રકૃતિ જળમાયા આ ભૂમિ જળ તેયા કહેવાય જળ પ્રકૃતિ કેવાય એ મારે ભૂમિ આદિ જે આઠ પ્રકારની પ્રકૃતિ એટલે આ માય તે થકી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ તેનો ભગવાનની ઈચ્છા એ કરીને દેહ બંધાય છે તેને યુક્ત થકો ભગવાન ના અક્ષરધામ વિશે રહે છે ચૈતન્ય પ્રકૃતિ આ જળ પ્રકૃતિ કેવાય ચૈતન્ય પ્રકૃતિનો મહારાજ કે દેહ બંધાય છે ભગવાનની ઈચ્છા એને આપે છે ઓ કઈ બાકી જીવ સાકાર નથી થતો અણુ અણુ જ રીતે એનું જ્ઞાન થાય સર્વજ્ઞ થાય અલ્પજ્ઞા પણ જીવ તો અણુન અણુ ચૈતન્ય પ્રકૃતિનો ભગવાન શ્રીજી મહારાજ કહે છે કે એને દેહ બંધાય છે તો આ વચરામર્ધ પ્રભુ એની ટીપણીમાં ઈશ્વરચંદજી સ્વામી લખે છે પ્રશ્ન કર્યો છે કે આ જે ચૈતન્ય પ્રકૃતિનો દેહ બંધાય છે એમ કહ્યું તો એ ચૈતન્ય પ્રકૃતિ કોને ગણવી પ્રશ્ન કર્યો થાય સાકાર થાય મહારાજ આઠ પ્રકારની પ્રકૃતિ ગણાવે છે એનાથી જુદી અને શ્લોક પણ છે ભૂમિ આપો નલ એનાથી ગીતામાં લખ્યું છે મારી પાસે અત્યારે યાદ આવ્યું મને એ શ્લોક એમાં કહ્યું છે ભગવાન શ્રીકૃષ્ણ આઠ પ્રકારની જળ પ્રકૃતિ છે એનાથી પર મારી ચૈતન્ય પ્રકૃતિ છે ગીતામાં કેવું છે આ એ ચૈતન્ય પ્રકૃતિ નો મારા દેહ બંધાય છે એ મારા પ્રભુ એજ ચૈતન્ય પ્રકૃતિથી અક્ષરધામ ની અંદર બધા ભોગ વિલાસ ગોઠવાય છે દિવ્ય પદાર્થો ભોગવે છે બાપાશ્રી માનનારા હોય છે મારા સિંહાસન ઉપર બેઠા છે એને સિંહાસન ના આધારે અધરપદર તમે બિચારા ખુરશી ઉપર બે ધામમાં રહેવા નથી દેતા અદરપ્ધર ક્યાં રાખવા જો તમારી દિવ્ય પદાર્થો જે બને છે ચૈતન્ય પ્રકૃતિ ના બને છે ચૈતન્ય પ્રકૃતિના ત્યાં ભોગ બધા ગોઠવાય છે શરીર આપણને એમના એને બેસવાના આસનો આ તે નથી બને તો ચૈતન્ય પ્રકૃતિ એ તો ઠીક છે પ્રભુ ચક્કર આવી જાય એવી વાત હવે તમે આ મધ્યનું છાંછ ઉકાળો એ કેટલું એનું સાચું કરાવવા માટે કેટલું ફેરવી નાખે છે વચનામ્રતને મધ્ય નું છઠ એમાં છેલ્લે પાછો બીજો પ્રશ્ન આ દેહને ને વિશે જીવ છે તે સાકાર છે નિરાકાર મળ્યો મળ્યો ભાઈ પ્રભુ છેલ્લે બીજો પ્રશ્ન બ્રહ્માનંદ સામે પૂછ્યું છે આ જીવ દેહ ને વિશે જીવ છે તે સાકાર છે કે નિરાકાર કેમ મળતું નથી અમને છેલ્લે બીજો પ્રશ્ન છેલ્લો જવા દે તરત બીજો પ્રશ્ન એક મૂકીને એક લ્યો એટલે તરત બ્રહ્માનંદ સ્વામી પ્રશ્ન બે પ્રશ્ન બ્રહ્માનંદ સ્વામી છે બધા નો છા બીજો પ્રશ્ન છેલે ંદ સ્વામી ને પૂછતા હો બ્રમી સાનંદ ના ના હવે તમે ક્યાં વચરા મધ્ય નું છાસઠ સુન ક્યાં આવ્યું તમારે નીચે તો હા હા હા ઠીક હજી ઠીક મારે ભૂલ પડી ગઈ ઘણા પ્રશ્નો છે ઓહો હા હા મારી ભૂલ થઈ ગયા પ્લીઝ હા ઉપરથી પેલો બીજો પછી હા આવી ગયો ઉપર થી લ્યો મળી ગયો છે તે જો જીવ સાકાર હોય તો તેને અર્થે બુદ્ધિ ઇન્દ્રિય મન પ્રાણ સર્જા શું કામ છે મળી ગયો હવે જો હવે હું વાંચું એ તમે ટેલી કરો એને મિલાવજો કેટલું કાઢી નાખે છે અને કેટલું નાખે છે વિદ્વાનો પણ ખાસ ધ્યાન આપે કે ઈશ્વરચંદાજી સ્વામી આ પ્રત બનાવવામાં શું કર્યું છે બાપાશ્રીને માનનારા માફ કરે પણ આ કોઈ અસલ પ્રત નથી આ એમણે તૈયાર કરી એ પ્રતમાં કેટલું એમણે શિવજી મહારાજ અને આ જે ગોપાલ સાહેબ નિત્યાન છે સુકાનસ એના જે લખેલા એમના વચ્ચો એના ઉપર કેટલો એને ઘાહક કર્યો છે હું વાંચો હો જ વાંચું છું જો સાકાર જ હોય તો તેની અર્થે બુદ્ધિ મનપ્રાણ આ સર્જાનું શું કામ છે માટે એવી રીતના શાસ્ત્રના વચન જોતા નિર્ધાર થાય છે જેમ ચમક પણ હોય તે લોઢાને તાણીને લોઢા સાથે ચોટી રહે છે જો ગયું તેમ એ ચૈતન્ય દ્રવ્ય છે તેનો પણ ચોંટવાનો સ્વભાવ છે તેને માઈક એવા જે જેમને કારણે તર શરીર તેનો સંબંધ વર્તે છે પોતા પણ માને છે પણ વસ્તુ ગતે તો જીવ નિરાકર જ છે પછી આગળ પ્રશ્ન માહિલા જાઓ જ્યારે જીવના અજ્ઞાન ની થાય છે હા પછી તો આખો વાંચી લઉં પછી બ્રહ્માનંદ સાહેબ પૂછ્યું છે વસ્તુગત્ય જીવ નિરાકાર છે તો જયારે એ જીવ છે નહીં આપણે જો મારે હા એટલે એ વાંચી લેવા જેવું છું મેં વાંચ્યું એ આ બાપાશ્રીની પ્રથ વાંચ્યું તમે અસલ વર્તાલ અમદાવાદની પ્રથમાં મેળવી લ્યો આ નથી એને કેટલું નાખ્યું કેટલું ભેળવું કેટલું કાઢ્યું પછી બ્રહ્માનંદ કહ્યું છે વસ્તુગત્ય જીવ નિરા નિરાકાર છે તો જયારે એ જીવના અજ્ઞાનની નિવૃત્તિ થાય છે ત્યારે એ જીવને સ્થુલ સૂક્ષ્મ કારણે માઇક ત્રણ દેહ નો સંબંધ રહેતો નથી ત્યારે એને માઈક ત્રણ દેહ નો સંઘ છૂટી જાય છે પછી નિરાકાર જે ચૈતન્ય તે રહે છે તેને ભગવાનની ભૂમિ આદિ જે આઠ પ્રકારની પ્રકૃતિ તે થકી જુદી જે ચૈતન્ય પ્રકૃતિ તેનો ભગવાનની ઈચ્છા કરીને દેહ બંધાય છે ને તેને યુક્ત થકો ભગવાન ના રહે છે એવી રીતે ઉત્તર છે પ્રભુ સ્વરૂપ સ્વભાવે સત્તા માત્ર છે જો લખ્યું છે સ્વરૂપ સ્વભાવે તો જીવ સત્તા માત્ર છે એ સ્વરૂપ સ્વભાવ શબ્દ એને નડે કારણ કે અણુ સ્વભાવ છે અણુસ્વરૂપ છે એટલી કાઢી નાખ્યું ચૈતન્ય દ્રવ્ય ઉમેર્યું બીજું કેટલું કાઢી નાખ્યું પોતાની જે માન્યતા છે એ ફિટ કરવા માટે સ્વરૂપ સ્વભાવે સાકાર છે એ કાઢી નાખ્યું બીજું કેટલું કાઢી નાખ્યું જો ને તમે જો મન ગણત કેટલી વાતો પાછા એમને માનનારા શું કે આ મૂર્તિ માં રહેવું ને આ બધું એ કઈ કલ્પિત વાતો નથી તો ક્યાં મળે છે આમાં કલ્પિત નથી તો શું છે માવતર આ શું છે તો એ વચન ગોપાળા સામે વાતોમાં મળતા નથી સત્સંગી જીવન કે વગેરે કોઈ શાસ્ત્રોમાં મળતા નથી વચનામત ની ઓરિજિનલ પ્રત કે હરિવાક્ય સુધા કે જે સાવ ની સાલ ની સંત અઢારસો એ પ્રત સુધી મળતું નથી તો આ કલ્પિત નથી તે છે શું અને ટિપ્પણીમાં સાતમો અતિ ઉત્તમ નિર્વિકલ્પ વાળો ઉભો કરવો પડ્યો ભેદ તો અતિ આ કલ્પિત નથી તો છે શું અને છતાંય પાછા એ બધા આપણા ઉપર ખીચાય કે તમે અમારું ખંડન કરો છો તો મંડન કેવી રીતે કરવું સમજાય એવી વાત છે પણ આના માટે એ કાર્યાણીના પેલા વચનામૃત નો આધાર્મીય છે હીવ કેવી રીતે સાકાર થાય છે ભાઈ આવું જે પરસે સિદ્ધાંત પચાવવા માટે કોઈક સમજો કારણ કે આ બધી વસ્તુ બધાને હાથમાં નથી આવતી વાંચે તોય નથી હાથમાં આવતી પ્રભુ આ એને કેમ તોડ પાડ્યો છે કેમ કોડ્યું છે કેમ કાપવું છે એ બલબલા ખબર નથી પડતી વિદ્વાનો હોય ને તો એ વાંચી નીકળ્યા હે છે કે આમ કર્યું આમ કર્યું શું ફેર પડે અરે શું ફેર પડે તળિયાભર કર્યા ને એ બહુ એડો નથી કારણ કે એમાં શું મેં ખાલી સ્વરૂપ સ્વભાવની સત્તા માત્ર ની વાત તમને કરી દીધી અને એને બહુ જુદી રીતે એને શબ્દ પ્રયોગો કર્યા છે એને ખબર જ છે કે અમારું ખોટું છે ખોટું છે ખબર છે એટલે કાર્યાણી ના વચરા પેલા વચરા મૃત માં એમ છે ઈયળ ભમરી વાત છે ખબર છે ઈયળ ચટકા ભરે પછી જો હા જેમ ભમરી ઈયળ ને જાલી લાવે છે તેને ચટકો લઈને ઉપર ગુંજારો કરે છે તેને કરીને તે ઈયળ કરીને તદાકાર થઈ જાય છે પણ કઈ કોઈ અંગ ઈયળ રહેતું નથી ભમરી જેવી ભમરી થઈ જાય છે તેમ ભગવાનનો ભક્ત પણ એને એ દેહ કરીને ભગવાન ને થઈ જાય છે આ વાત ઈ લાવે છે ભગવાન નો ભક્ત એને દેહ એ લઈને ભગવાન થઈ જાય છે પણ બે બાજુ કાપી નાખ્યું એનું શું કરવું હવે વાંચું મારા બાપ સહજાનંદ સ્વામી આટલું બાકી રાખ્યું નથી હા શાસ્ત્ર છે એ મુક્તાનંદ ગોપાલ સાહેબ નિત્યાન સાહેબ સ્વામી એમણે આ કર્યું છે એ ચાર સંતો સલામ ભગવાન ને કેમ પામે છે આમાં તો લખ્યું છે કે શ્રુતિ પરમ સામ્ય આવું જ્ઞાન થાય આવો મહિમા સમજાય આવો નિશ્ચય થાય ત્યારે આવું થાય હ પણ થાય તો મારા જુ કે છે કે એ ભક્ત છે એમાં પછી નિરંજન પરમ સામ્ય સામ્ય મૂટે એના માયાનો અંશ રહેતો નથી માય ખરી જાય છે એ ભગવત ભાવમાં ભગવાન થી ભરાઈ જાય છે દિવ્ય થઈ જાય છે કેવાનું એ છે એને માય નહીં જાણશો એવી વાત છે પણ છતાંય જુઓ જીવને કેમ મારા રાખે છે એક બાજુ જ્ઞાને કરીને શું થાય છે યળ ભૂમરીનું કેમ થાય છે એ મારા સમજાવે છે એમ જે ભગવાન ના ભક્ત હોય તેના જે દેહ ઇન્દ્રિયો અંતકરણ અને પ્રાણ તે સર્વે ભગવાન ને જ્ઞાને કરીને ભગવાન ને આકારે થઈ જાય છે ને દિવ્ય થઈ જાય છે કાજે ભગવાન પોતે દિવ્ય મૂર્તિ છે તેના ઇન્દ્રિયો અંતકરણ દેહ તેને આકારે ભક્તના દેહ ઇન્દ્રિયો અંતકરણ થાય છે માટે દિવ્ય થઈ જાય છે તમને નહીં સમજાય હું ગણાવું તમને શું શું દિવ્ય થાય છે મારા દેહ પાંચ ભૂત દેહ ઇન્દ્રિયો દસ ઇન્દ્રિયો પાંચ કર્મ ઇન્દ્રિયો પાંચ જ્ઞાને ઇન્દ્રિયો પાંચ પ્રાણ ચોવીસ તત્વ થયા ને ચોવીસ ની ઉપર પચીસ નો આત્મા છે એ આત્મા નથી થતો આ ચોવીસ તત્વો દિવ્ય થઈ જાય છે ભગવાન ને આકારે થઈ જાય છે સારંપુર ચૌદ માં વચનામૃત માં કયું છે કે આ ચોવીસ તત્વો ગણાય છે દસ ઇન્દ્રિયો ચાર અંતઃ કરિયો અંત પ્રાણ તે સર્વે ભગવાન ને કરીને ભગવાન ને આકારે થઈ જાય પણ જીવ સાકાર થઈ જાય છે એમ કયું નથી હવે આમ જીવ તો અણુ નો અણુદ્રિય છે હવે આ સ્પષ્ટ રીતે ગણાય છે કે આ ચોવીસ તત્વો જીવ ભગવાનની જેમ સાકાર થઈ જાય છે હમ પ્રભુ ગણ્યા નથી શંકાર્ય છે કઈ અહિયા એક જેમને પલટી મારી આમાં શું લખ્યું એની જેમ તેમ ભગવાનનો ભક્ત પણ એને એ દેહ કરીને ભગવાનને આકારે થઈ જાય છે આ શું કે છે મૂકી અને એને એ દેહ થઈ જાય છે એને એ દેહ એટલે શું એટલે આમને શું આપ ટિપ્પણીમાં અર્થ કર્યો કે આને એ દેહ કીધું એટલે શું એને બીજો જન્મ લેવો નથી પડતો દેહ બદલતી નથી પછી મહારાજી એને એ દેહ જે દિવ્ય થાય ભગવાન દિવ્ય છે એટલે દિવ્ય થઈ જાય છે એમ એને દેહ દિવ્ય થઈ જાય પણ જીવ સાકાર નથી થતો ડબુ માટે જાણવાનું આજ છે જ્ઞાન ધ્યાનમાં લીધું છાસઠમું હતું દેહ મુકવાનું ચૈતન્ય પ્રકૃતિ એમાં બદલી નાખ્યું કાર્યાણું પહેલું વચનાત્મક એમાં ચોવીસ તત્વો ગણાવ્યા તો એને એક બાજુ મૂકી દીધા અને જીવ સાકાર કર્યો હવે જે પોતે શ્રીજી મહારાજનું ન માને એનું આપણે માનીએ તો શું થાય આપણે તો જે કે બાપનું મનાય બાકી તો કેમ માનવું હે હવે જે પ્રશ્ન છે હવે જે પ્રશ્ન છે એ સમજવા જેવો છે મહત્વ નો છે તમે લઈ જ ને લઈ જ લઉો જો હવે હું તમને કહું આમને આપણે પૂછીએ કે દેહ મૂકી જેવ ગયો આત્મા મુક્ત થયો શરીરથી હવે પછી શું થાય છે તો કે એ તો ભગવાનની આ અનાદિ મુક્ત છે એ મૂર્તિમાં સમાઈ જાય છે અને મૂર્તિની અંદર રહીને મૂર્તિનો રસ ભોગવે આ એક મુદ્દો હમણાં લઈ લઈશ પછી પૂરું કરી દઈશ અને મૂર્તિ ની અંદર રહીને અક્ષરે દમાય સળંગીત મૂર્તિનો જ રસો લે છે અંદર થી આવું બરાબર છે અને મૂર્તિ માંથી નીકળતા નથી એ નીકળતા નથી અક્ષરધામમાં ભગવાનની મૂર્તિમાં અનાધિ મુક્ત ભક્તો દેહ મૂકે મૂર્તિની અંદર પ્રવેશે અંદર મૂર્તિથી અંગે સુધી અને મૂર્તિમાંથી ક્યારેય બહાર નીકળતા નથી અને બહાર જે છે એ પરમ એકાંતિકાંતિક ને તો ક્યાંય આમ અંગુઠા ગણતા નથી અહીંયા પરમ એકાંતિક ને ગણાય એ બહાર બેઠા હોય દર્શન કરે એ મૂર્તિમાં પ્રવેશી ન શકે અનાદિ મુક્ત મૂર્તિ ની અંદર મૂર્તિનો રસ લે છે અને અખંડ સળંગ અને અખંડ રહે છે ગોપાલ બીજું એ સમજાવે છે અને અક્ષર ના મુક્ત ના સુખ નું તારે તેમ છે એટલે ભેદ તે ચાર પ્રકારના મુક્ત છે સ્વામી જો સ્વામી એમ કેતા હોય કે મૂર્તિમાં મુક્ત અંદર પ્રવેશી જતો હોય તો આપણે કહીએ કે સારું હશે થતું હશે ચાર પ્રકારના મુક્ત છે તેમાં એક તો ભગવાન દર્શન કરે છે આ છે અને ગોપાળાની સાહેબ બીજા પ્રકારની છેતાલીસ છે તમારે બીજાને જે જે રીતે ક્રમ બળતા એ વાંચી લેજો પણ બધામાં છે જેને જેને છાપવું એમાં અને અક્ષરના મુક્તના સુખનું તારત્ય પણ કહીએ છીએ તે ચાર પ્રકારના મુક્ત છે તેમાં બહુ મજાની વાત તેમાં એક તો ભગવાનના દર્શન કરે છે અને બીજા મુક્તના પણ દર્શન કરે છે મુક્તની સભા છે ને ભગવાનના દર્શન કરે મુક્તના દર્શન કરે અને બીજા જે મુક્ત એક પ્રકાર પૂરો થઈ ગયો અને બીજા મુક્ત છે તે ભગવાનને મેષોન્મેષ જોઈ રહે છે પણ સન્મુખ બેઠા છે તે મુક્ત જે મુક્ત તેને પણ દેખે એટલે દેખાય ખરા પણ જોવે તો ભગવાનને પેલો તો ભગવાનના દર્શન કરે મુક્તના દર્શન કરે એ બીજો ભગવાનને જ દેખે જોવે પણ આ બધા દેખાય ખરા બેઠા છે આ બીજો ભેદ તેમાં પ્રથમ કહેવાય બીજાને અનંત ગણું સુખ આવે છે ભગવાનને દેખે છે પણ આ સભા દેખાય એને પહેલા કરતા બીજા મુક્તને અનંત ગણું સુખ આવે ત્રીજા જે મુક્ત છે તે તો કેવળ ભગવાનને જ દેખે છે પણ બીજા કોઈને ન દેખે એ નજરમાં જ ન આવે ભગવાનને જ દેખે પણ બીજા કોઈને ન દેખે પણ પોતાના દેહની સ્મૃતિ રહે છે પોતાની સ્મૃતિ રહે હું હું છું આ ભગવાન ભગવાન છે આને યોગ શાસ્ત્રમાં સંપ્રજ્ઞાત સમાધિ કહે છે પોતાનું ભાન રે હું હું છું ભગવાન ભગવાન છે પણ એને એટલું ભાન રહે છે કે દેહનું ભાન રહે છે પણ દેખે ભગવાનને જ પણ પોતા પણ આનું ભાન રહે બાકી એને સભાઈ દેખાય નહી તેને ભગવાનનું સુખ બીજા મુક્ત કરતા કોટિ ગણવા ચોથો નિશ્ચય વાળો મુક્ત છે નહીં કરી શકાય ચોથા જે અતિ ઉત્કૃષ્ટ સ્થિતિ વાળા મુક્ત છે તેને તો કેવળ ભગવાનની મૂર્તિ વિના કોઈ મુક્ત નહીં તથા પોતાના દેહની પણ ખબર ન રહે ભગવાન પોતાનું કરવું આવે તો જેમ ભગવાન ને પોતાની મૂર્તિનું સુખ પોતાને આવે તેવું ભગવાન નું સુખ એને આવે છે માટે તેના સુખનું વર્ણન કેમ કરાય જે આટલું આવું સુખ એને છે તે તો શેષજી પરંતુ નહી આમાં આમાં મૂર્તિ ની અંદર પ્રવેશ ની કઈ સ્વામી વાત કરી પ્રભુ હમ હે મહારાજ આ ક્યાંથી લાગ પણ એનું કારણ છે અક્ષર પુરુષોત્તમ સામે ઉભું કર્યું છે એટલે એને આ બધું અલગ અલગ અલગ અલગ અલગ અલગ કરીને કરવું જ રહ્યું એવું થઈ ગયું પણ એમાં ઊંધે ચડી ગયા હજી ચડતા જાય છે હવે થોડુંક જાણવા જેવું છે કારણ કે એ પકડ્યું તો મૂકે જ નહીં મૂકવાનું જ નથી એટલે મૂળી ધર્મ સ્વરૂપ દાસ શાસ્ત્રીજી ધર્મ સ્વરૂપદાસજી સ્વામી મૂળીમાં રહેતા એ ઈશ્વરચંદાજી સ્વામી સાથે ક્લોઝલી જોડાયેલા હતા અને કટ્ટરપણે આ જે રહસ્યાર્થ ટીપિકા છે એનું સ્થાપન કરવા માટે એ બહુ હતા એટલે એમણે શ્રીજી સંમત વિશિષ્ટાદ્વૈત સિદ્ધાંત સાગર નામનો ગ્રંથ લખ્યો છે સંસ્કૃતમાં અને એનું ભાષાંતર પણ કર્યું છે હવે સમજો હું વારે વારે કહું છું કોન્ટ્રોસી વિરોધમાં આ મત ઊભો કર્યો છે આ તો સ્વતંત્ર મત છે રહેવા દિવ એમ દેખાતું આવે છે કે તમારે અક્ષર પુરુષોત્તમ સાથે વિરોધ છે એટલે તમે આ ઉભું કર્યું છે એને રોકવા કે ખેડવવા કે જે હોય તે પુસ્તક લખ્યું નામ શું રાખ્યું શ્રીજી સંમત વિશિષ્ટ સિદ્ધાંત સાગર મેં તમને પેલા કીધું કર્યું સમજાયું શ્રીજી સંમત વિશિષ્ટાદ્વેત સિદ્ધાંત સાગર તમારો સિદ્ધાંત સાગર ગ્રંથ છે ને એનો અમારો ગ્રંથ જવાબ દેશે છે ને જો હું કઈ કહેતો નથી ધર્મ સ્વરૂપ દાસ શાસ્ત્રી સ્વામી મૂળી ના અને મણિનગર સંસ્થાના સ્વામિનારાયણ ગાદી સ્થાપક મુક્ત સ્વામી દાસ સ્વામી જેને સ્વામી બાપા કે છે એ મુક્ત જીવન સ્વામી સિદ્ધાંત સાગર સીજી સંમત વિશિષ્ટતા સિદ્ધાંત સાગર ગ્રંથ એને લખવામાં સાથે હતા બંને એ મળીને આ ગ્રંથ લખ્યો હવે એમાં મૂર્તિમાં અનાદિ મુક્તો રહે છે અંદર એના માટે એમણે પેલા બે શ્લોક વિવરણમાં લખ્યા સપોર્ટ માટે ટેકા માટે તમને નહીં મગજમાં હોય કોઈને આપણા વિદ્વાનો મગજમાં નહી હોય એમણે પેલો ટેકા માટે શ્લોક લખ્યો કે શિક્ષા ભગવાન સ્વામીના એણે શ્લોક લખ્યો છે વામે યશ સ્થિતા રાધા શ્રીશ્ચ યશ્યાસી વક્ષશી વૃંદાવન વિહારમ તમ શ્રી કૃષ્ણ રિંત આમાં અનાદિ મુક્ત અને પરમ એકાંતિક મુક્ત બંનેનું સ્થિતિનું આમાં શ્રીજી મહારાજે વર્ણન કર્યું છે વામે યશ સ્થિત ડાબે પડખે રાધિકાજી રહ્યા છે એ પરમ એકાંતિક મુક્તોનું સૂચન કર્યું છે જે બહાર રહ્યા છે શ્રીષ્ય યશ્યાસી વક્ષી વક્ષ વિશે જે લક્ષ્મીજી રહ્યા છે એ અનાદિ મુક્તોની સ્થિતિ કઈ છે અરે પ્રભુ આ બે પ્રકારના મુક્તોનું મારે અત્યાવરણ કર્યું છે રામપ્રદન એમ થાય કે રોવું કે હસવું પાછું બીજો શ્લોક લીધો એ તો ઠીક છે એમાં તો કીધું પણ આમાં તો કોઈ નજર જ ન થાય કે આમાં અનાદિ મુક્તો પરમ એકાંતિક વાત કરી છે બીજો શ્લોક લીધો એ જે છે એ એકસો ને અગિયાર મો શ્લોક શિક્ષાપત્રીનો એ તે રાધાદયો કચવીત તદ્દઅંગે અતિ સ્નેહાત્ સહ તું તદ કલર એ રાધાદિક ભક્તો ક્યારેક ભગવાન પડખે રહે છે બાર રહે છે પાર્શ્વ તો પડખે રહે છે અને ક્યારેક અતિસ્નેહ કરીને એમના અંગને વિશે લીન રહે છે આ બે શ્લોકનો ઉપયોગ કર્યો આમાં પણ અનાદિ મુક્ત અને પરમ એકાંતિક એની વાત કરી છે કે રમ એકાંતિક બહાર રહે છે અનાદિમુક્ત એ ભગવાનની મૂર્તિમાં લીન રહે હમ હવે થાય છે શું કે લક્ષ્મીજી વક્ષી રે છે ક્યાં કીધું છે અંદર કીધા છે કે બહાર શ્રી વત્સ નું ચિહ્ન છે છાતીના ભાગમાં મૂર્તિ છાતી ના પાડે છે પ્રવેશવાનું ચિહ્ન લક્ષ્મીજી પ્રવેશતા નથી છાતીમાં શ્રી વત્સ રૂપે ચિહ્ન છે બધા જોઈ શકે છે સ્પષ્ટ સમજાય છે ને મૂર્તિમાં પ્રવેશ નથી પ્રવેશ બાપુ કોઈનો ક્યારેય મુક્તનો કે કોઈનો ભગવાનની મૂર્તિમાં પ્રવેશ થતો જ નથી ચિહ્ન રૂપે બહાર બધા શ્રી વસ્તુ ચિન્હ ભગવાન પેલા વડે મળ્યા છે શ્રી વચ્ચે ચિન્હ જોયું તો ઓળખી ગયા તો અવતાર પ્રભુ પ્રગટ કરી ગયા શ્રીજી મહારાજ ને આપણે મૂર્તિનું વર્ણ કરે શ્રી વસ્તુ છાતીમાં બધા લખે અંદર ક્યાં જાય છે અને જુઓ પંચરાત્ર શાસ્ત્ર લખ્યું છે અને રામાનુ આચાર્ય બધા જે આચાર્ય છે એમણે લખ્યું છે કે સ્ત્રી વચત ચિહ્ન રૂપે લક્ષ્મીજી છે ભગવાન કૃષ્ણના પણ સ્ત્રી રૂપે સેવામાં છે બહાર અંદર ઘરે નથી ગયા સ્ત્રી રૂપે બહાર સેવામાં છે જ કારણ કે નિત્ય વિભૂતિ છે એટલે અનાદિ મુક્ત તમે નિત્ય વિભૂતિ કહી શકો નિત્યવિભૂતિ સેવા માટે હોય છે અનાદિ મુક્ત કયોનો વાંધો જ નથી પણ સેવામાં હોય પ્રવેશ ની તો કોઈ આચાર્યો કે કોઈ શાસ્ત્ર કહેતા નથી ક્યારેય કોઈ વાત આવતી જ નથી અને હું એક પ્રશ્ન કરું વૈષ્ણવત કહી દીધું ચિહ્ન રૂપે હોય છે તો એ સેવામાં સ્ત્રી રૂપે છે જ સેવામાં છે જ એટલે અંદર નથી નક્કી કૃષ્ણ ભગવાન પૃથ્વી પર હતા શ્રી વચ રૂપે લક્ષ્મીજી હતા ના નહીં લક્ષ્મીજી સાથે દ્વારકા હતા તો દિવ્ય લોકજી નારાયણ હતા કે નતા બાર સેવા હતા કે વૈષ્ણવ સેવા રૂપે તો છે જ તો અમે અનાદી મૂર્તિમાં પ્રવેશી જાય છે રિયસી સિદ્ધ થયું ન થયું અને સારંગપુરના અગિયાર માં શ્રીજી મહારાજે પણ કયું છે હા પ્રભુ જોવો અને જેમ લક્ષ્મીજી છે તે હેતે કરીને હા અંત્રી મિનિટ એક મિનિટ મોડું નાખો છું જેમ લક્ષ્મીજી છે તે વાસુદેવ ભગવાનના હૃદયના વિશે ચિહ્ન રૂપ રૂપે સ્નેહના આધિક્યપણે કરીને રહ્યા છે ને બહાર થકી સ્ત્રી રૂપે કરીને સેવામાં પણ રહ્યા છે લો એક જ વાક્યમાં બધું કહી દીધું જેમ લક્ષ્મીજી છે તે વાસુદેવ ભગવાન ના હૃદય ચિન્ન રૂપે રહ્યા છે ચિહ્ન રૂપે પણ છે બાર સેવામાં પણ છે વૈષ્ણવો પણ કે છે પંચરાત્ર પણ એ જ કે છે અને પ્રગટ અવતાર હતો ત્યારે પણ રૂક્ષ્મી રૂપે લક્ષ્મીજી હતા અને ત્યાં પણ હતા અહીંયા હતા તો ત્યાંય હતા આમાં ક્યાંય મૂર્તિના પ્રવેશ વાત આવતી નથી હવે એ તે રાધાદયો ભક્ત છે મુક્તાનંદ સ્વામી જે ભાષ્ય લખ્યું એની નીચે પોતે જે ટિપ્પણી લખી હોય એ પણ એમાં મૂકી હોય બીજું સત્સંગ ટીકા શિક્ષાપત્રીની ટીકા શુકાનંદ સ્વામીની હોય રઘુ આચાર્ય મહારાજની હોય હમ છતાનંદ સ્વામીની હોય એ આ શ્લોકનું જે હોય કીધેલું અગિયારમાં એકસો અગિયારનું એ મૂક્યું ટુકડા બધાએ ના નહીં પણ એમાં સ્પષ્ટપણે કયું છે ક્યારેક એ કરીને હૃદયાદિક અંગને વિશે રહ્યો છે એક અંગમાં રે છે ચિહ્ન રૂપે રે છે અને ક્યારેક સેવામાં રહે છે વાત તો છે ને ક્યારેક એ ક્વચિત શબ્દ કે બહાર નીકળે એટલે પરમ એકાંતિક થઈ જાય નીકળવા તો દેજ નહી બહાર નીકળે પરમ એકાંતિક કહેવાય અને અહિયાં ભગવાન શ્રીજી મહારાજ ને બધા સંતો આ ટીકાના જે લખ્યા છે શ્રીજી સમાજ વિશિષા સિદ્ધાંતમાં એમાં એમ જ લખ્યું છે ક્યારેક અતિ પ્રેમથી એમાં મૂર્તિને અંગમાં રે છે આખી મૂર્તિમાં નહીં આ આખી મૂર્તિમાં પાછો અંદરથી આ બારથી રે છે અને એકાદ અંગમાં રે છે એમ એમ સંતો કહે છે મહારાજ પણ એમ જ કહે છે તો આ એમ કે છે અંદર જ રે છે એમ નથી થતું અને બીજું પકડે અને તમને એ વાતનું થશે કે શ્રીજી સંમત સિદ્ધાંતમાં ધર્મ સરદાજી સ્વામી એમ કે છે લખે છે કે રાધાદી ભક્તો ક્યારેક પડખી રહે છે ક્યારેક અંગમાં લીન થાય છે તમને સમજા લીન એટલે બહાર અનંતકોટી બ્રહ્માંડો ને આ બધા લીન કરતા હોય છે તો એક રોમમાં લીન થઈ જાય છે અંદર કોઈ પ્રવેશ નથી કરતો ભગવાનની મૂર્તિમાં કા તો તેજમાં લીન થઈ જાય અક્ષર તેજમાં લીન થઈ જાય અને કા રોમમાં અનંત કોટી બ્રહ્માંડો લીન થઈ જાય મૂર્તિમાં કોઈ જતો નથી અંદર પણ આ ધર્મ શા એક કમાલ કરી તમે કદાચ તમને સમજાય તો એમ થાય છે રાધાધિક ભક્ત અગિયાર એકસો અગિયાર મશલો ક્યારેક પડખે રે છે ક્યારેક મૂર્તિમાં સ્પષ્ટ કહ્યું છે ક્વચિત ક્યારેક જે લીન વાત કરીને અંગમાં રે છે એ અનાદિ વાત કરી છે અને બહાર છે એ પરમ એકાંતિક વાત કરી છે અરે પ્રભુ આમાં એક જ વ્યક્તિની વાત છે આ બે વ્યક્તિ વાત નથી એ તો તમને તરત સમજાઈ ગયું પણ છતાંય એમણે આવો અર્થ કર્યો આપણે સારંગપુર અગિયાર હું વાંચ્યું મારા જ એમાં ક રૂપે છે તો બહાર છે એ તો સ્પષ્ટ છે હું તમને એક વાત કહું અથવા તો પહેલાં કરું પછી કરી દઉં હા એ આ માળાની વાત કરે છે ને પ્રભુ ખીલા માળાની એમાં શું કે હું ટૂંકમાં કહી છે કે જેમ પક્ષી ચારો ચરવા જાય છે અને રાત્રે પોતાના માળામાં આવીને નિવાસ કરે છે અને જેમ કોઈ મનુષ્ય દેશ વિદેશ જાય છે કામકાજ અર્થે દેશ વિદેશ જાય છે પણ ઘરે આવે ત્યારે નિરાશ કરીને બેસે છે ત્રીજી વાત કરી કે જેમ ધણિયાતું ઢોર હોય તે ચારો ચરીને સમી સાંજે પછી ઘરે ખીલે આવે છે પોતાને ખીલે એમ સંતોને મારા જે કે તમે આ કથા કીર્તન આદિ ચારો ચરીને પછી માળે આવો છો મૂર્તિને કે જ્યાં ત્યાં જઈને વિરામ કરો છો પછી તમે ખીલે આવો છો કે જ્યાં ત્યાં બેસીને વિરામ કરો છો ત્યારે સંતોએ કહ્યું કે મહારાજ અમે કથા કીર્તન રાદિકના વ્યસની પણ થયા છીએ અને મૂર્તિ રૂપી માળો અને ખીલો મૂકીને પણ અમે બીજે ક્યાંય રહેતા પણ નહીં હવે આમાં એવું છે કે મૂર્તિ વગર ક્યાંય જોડાતા નથી એની વાત છે અમે પ્રવેશની વાત તો છે જ નહીં તમે આમાં વ્યસની થયા છો કે નથી થયા એક પ્રશ્ન બીજું તમે મૂર્તિ રૂપે ખીલે માળે આવો છો શબ્દ બધી ક્યાં વાપરે મારા કે બીજે વિરામ કરો છો ત્યારે બાપાશ્રી વાળા શું કહે છે કે આમાં ટીકામાં લખ્યું છે ઈશ્વરચંદજી કે મૂર્તિમાં માળામાં પક્ષી આવ્યું એ અનાદિ મુક્ત સ્થિતિ છે અંદર બેઠું માળામાં એ અનાદિ મુક્તો નિર્દેશ કર્યો છે અને ખીલે આવ્યો પશુ એ છૂટું છે ને દોડા બંધાયેલું છે એ પરમ એકાંતિક છે એની વાત કરી છે હવે મહારાજ તો એમ કે છે તમે મૂર્તિને જોડાવો છો બાવીસમો વચરા મૂર્તિ ભગવાન ને ભૂલી ને ગાયું તેવું છે જગતમાં ગણાય ગાય છે પણ ભગવાનની મૂર્તિ યાદ રાખો સ્મૃતિ કરીને રાખો એમ સંતો પાછું કે અમે ક્યાંય બીજે રહેતા નથી અને વારે વારે એમ કે છે કે બીજે વિરામ કરો છો સરખા શબ્દો વાપરે મતલબ કે તમે બીજે સ્નેહ જોડાયેલા છો બીજે સંભાળતા સંભાળતા દિરાજ કાઢો છો કે પછી મૂર્તિને સંભાળો છો મૂર્તિમાં તમારી વૃત્તિઓનો વિરામ વિરામ શબ્દ નો સમાધિ થાય એટલે લોયાના પંદરમા વચનાવતમાં શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજી ભેડે કહે મોકલું ગોપીઓને કે હું રહ્યો તો તમારી પાસે પણ તમારી વૃત્તિઓના નિરોધને માટે હું દેખાતો નથી વૃત્તિઓનો નિરોધ થાય છે છો કે મારી મૂર્તિ માં જોડાયેલા છો મૂર્તિ રૂપે ખીલે બંધાવ છો કે બીજે બંધાયા છો વસ્તુ પદાર્થ લોક આ તેમાં બંધાયા છો ના મહારાજ અમે ક્યાંય બંધાયા નથી તમારી મૂર્તિમાં બંધારણા છીએ ના મહારાજ તમારી એક વસ્તુ બનાવવાનો કે સ્પષ્ટ વચનો કયા એમાં સિદ્ધાંત બનાવવાનો સ્પષ્ટ વચનોને કોણયું મારીને કાઢી મૂકે અને આ એક દ્રષ્ટાંત આપ્યું એને સિદ્ધાંત રૂપે લઈ લીધું અને એ જ તમે જોવો મને જવાબ આપો પક્ષી ઓલા તો એમ જ કે છે મૂર્તિ નીકળતા જ નથી પક્ષી માળામાં એમ જ રે છે તો મરી ગયું કે ભાઈ આવે જાય છે આવે વિરામ કરે વળી જાય વળી આવે ચારો ચરી આવે વળી આવે આ કે નહીં એ તો અખંડ જ રે છે તો ક્યાં ફીટ એમ હે વાછડું ઘેરે હોય તો વૃત્તિ ત્યાં જ છે ખીલે જ છે પક્ષી ચરવા ગયું હોય પણ માળામાં બચ્ચા હોય તો એની વૃત્તિ ત્યાં જ છે એ કેવલ્ય મુક્તો છે સિદ્ધ છે ગમે તે કરે અંદર બહાર એની વૃત્તિઓ મૂર્તિમાં શ્રીજી મહારાજમાં ભગવાનના સ્વરૂપમાં મૂર્તિમાં જોડાયેલી જ રીતે ક્રિયા કરે તોય ભલે બેઠો હોય તોય ભલે સૂતો હોય તોય ભલે એવી રીતે જોડાયેલો છે માટી માળાનો અને વાત કાંઈ આમાં ફેદ થતી નથી છતાંય મને જો સમય મળશે તો હું આગળ સમજાવીશ અત્યારે મારી પાસે સમય નથી પણ હવે જે મધ્યનું આડત્રીસમું જે છે આપણે સમજી લેવાનું છે અને થોડુંક જ છે તમને હું સમજાવી દઉં પ્રજા આડત્રીસમાં નહીં પણ તેત્રીસમાં એ બહુ સમજવા જેવું છે આડત્રીસ નહીં પણ અંત્યનું તેત્રીસમાં તો અમારે કાંઈ બાકી રાખ્યું હોય કહેજો પણ એમાં એ જો કેવું કરે છે એ તમે જોજો કાંઈક ખોટા પડે છે એટલે ખોટા જ પડે અને એકાંતિક ભક્ત છે તેનો ભગવાન તેની એમ ગતિ છે જે અનન્ય ભક્તિ એટલા જ્ઞાન વૈરાગ્ય આત્મનિષ્ઠ બધું લખ્યું છે અને એવો જે એકાંતિક ભક્ત છે વાસુદેવ ભગવાન એકાંતિક ભક્તિ કેને કે વાંચી જ ને તો જેને વિશે સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મય યુક્ત એવી વાસુદેવ ભગવાનની અનન્ય ભક્તિ એટલા હોય તેને એકાંતિક ભક્ત કહીએ અને એની ગતિ એમ કઈ છે જો મારા બતાવે શું થાય છે દેહ મુક્તિ એનો વાસુદેવ ભગવાનમાં પ્રવેશ થાય છે તે પ્રવેશ તે શું જો પાછું સમજાયું તો અત્યંત ખોટું કારણ કે દ્રષ્ટાંતો અનેક રીતે વપરાય જાત જાતનો ઉપયોગ થાય એક દ્રષ્ટાંત એક માટે જ હોય એવું ન બને પણ વચનો તો અનન્ય હોય છે તો પ્રવેશો તો તેજના મંડળ વિશે દિવ્ય મૂર્તિ એવા જે વાસુદેવ ભગવાન તેને વિશે એ ભક્તને સ્નેહ હોય તે સ્નેહ કરીને વાસુદેવ ભગવાનની મૂર્તિને વિશે એના મનનું નિરંતર અનુસંધાન રહે આપણે જે વાત કરીએ વૃત્તિ રે પક્ષી ચરવાઈ ગયો હોય પણ વૃત્તિ માળામાં બચ્ચામાં રે ગાય ગઈ હોય પણ વાસડામાં વૃત્તિ રહે હ મા હોય અને નાનો દીકરો હોય પાણી ભરવા ક્યાંય બાર બાળક મારી તમારે ત્યાં હોય ત્યાં કન્યા ની વાત કરી અનુસંધાન રહે પ્રવેશ સમજાવે ને આસક્ત થકો વર્તે પ્રશાંત બંધાયેલો ને એવી રીતે રહ્યો હવે સાચવાનું હોય આશક્ત થકો ભરતે એવી રીતે રહ્યો થકો એ વાસુદેવ ભગવાનની વિશે પણ બહાર થકી રહેવાની વાત કરીને મૂર્તિ નું અનુસંધાન રહે અને પાછું સેવામાં પણ વર્તે પછી દ્રષ્ટાંત આપ્યું એ સમજે લક્ષ્મીજી છે એ વાસુદેવ ભગવાનના હૃદય વિશે ચિહ્ન રૂપે સ્નેહના આધિક્યપણે કરીને રહ્યા છે ને બહાર થકી સ્ત્રી રૂપે કરીને સેવામાં પણ રહ્યા છે સજ્જડ દ્રષ્ટાંત આપીને કરી દીધું હું તમને એક સહજ પ્રશ્ન પૂછું કે મા દીકરાને હેત હોય બાપ દીકરાને હેત હોય માં દીકરીને હેત હોય ઘણા વખતે મળ્યા હોય હેત હોય તો થાય શું એકબીજાને ચીપકી જાય ઈ સ્નેહ નું આધિક્ય મુક્તાવસ્થામાં એને સ્નેહ એવો થાય એકદમ ચીપકી જાય સૂક્ષ્મ થઈને સ્વરૂપેના શ્રી વિગ્રહ ઉપર ચીપકી જાય તો પાછો બહાર તો રેજ છે મહારાજ કે એ કોનું લક્ષ્મીજી વાત કરી બાકી આને તો મન નિરંતર અનુસંધાન રહેવા કરે એટલો પ્રવેશ કર્યો મહારાજ તો આમણે શું કહ્યું મન બન જેવું કઈ છે જ નહીં એટલે અનુસંધાન રાખવાની વાત જ ક્યાં આવે છે દેહ દેવી જો કોઈ સંબંધ નથી મૂર્તિ જેવો મૂર્તિ છે મારા ની અંદર રહે છે એટલે અનુસંધાન ની વાત ને મન એ વાત તો સમજાવવા પૂરતી હોય બાકી ત્યાં કઈ છે જ નહીં પતની કાઢી નાખ્યા આ વસ્તુ એને પકડી રાખવી હતી એટલે એને જીવને સાકાર કરી નાખ્યો દેહ દેહ ભાવ ઉડાડી નાખ્યો કારણ કે અહીંયા આ નિરંતર અનુસંધાન રહે છે એને એને પછાડતું હતું એટલે જીવ સાકાર થઈ ગયો એટલે ત્યાં કઈ મન બન આ તે છે જ નહીં દેહ ભાવ જ નથી દેહ દેહ જ નથી આત્મા આત્મા ભગવાન દેહ આપે છે એનો ઇનકાર કરી દીધો તમે દો તો નથી લેવો તો ભગવાન કે માર્ગ રાખવો જ નથી તો નિરંતર અનુસંધાન તો મન જ નથી મારી માં હમણાં ગોપાળા ને સાય વાત વાંચી ત્રીજા પ્રકારની પિસ્તાલીસ મી નહી હા બીજા પ્રકારની છે એ સ્વામી તો કે દેહદેહી ભાવ છે દેહદેહિ ભાવ છે તો મન છે હે સત્સંગી જીવન પ્રકરણ ત્રીજું એકતાલીસમો અધ્યાય એમાં દેહદેહિ ભાવ દિવ્ય પદાર્થો એનું બધું વર્ણન ત્યાં કર્યું છે વાંચી લેજો હું ઠોકી નથી બેસાડતો અને ગોપાલ સાહેબ છે આખ પણ છે નવે તો દર્શન છે ને જ કરે દેહ છે જુદો તો હું પણ એની ભાવના કેમ રે ભાવના છે સૌથી મોટી વાત તમને સમજાય એવી કરો એક બહુ શ્યામ પ્રજા એ પ્રથમના એકતાલીસ માં વચરાતમાં કીધું ભગવાને સંકલ્પ કર્યો એ ક્યાંથી કર્યો મન નતું તો સંકલ્પ ક્યાંથી કર્યો મન છે એ નહી સ્વામી ત્યાં ગયા નિશ્ચય નહોતો થતો અને મહારાજે કીધું તમે સંકલ્પ કરો કે અનેક મુક્ત રૂપે હું થાવ તો નહોતું તો આવ્યું ક્યાંથી મન શાસ્ત્રોમાં વર્ણન છે દેહ દેહ ભાવ છે દિવ્ય ઇન્દ્રિયો અંત્ય ભોગ ઉપર ચર્ચા છે એનાથી થઈ તો મન જ નથી તો દેહ દેહ ભાવ નથી તો સમજાય છે ને હાલ ચોખી વાત છે ભાઈ વધુ છે બધું જ તમે માનતા નથી તમારે સ્વીકારવું નથી પણ એક સો ટકાની વાત છે એકસો એક ટકા નહીં એક લાખ નહીં એક કરોડ એક ટકાની વાત છે ભગવાનની મૂર્તિમાં કોઈનો પ્રવેશ નથી એક અંગમાં છે હા ભલે કોઈ મુક્ત નખમાં સમાઈ જાય નખ ને એક અંશમાં સમાઈ જાય એ કરી લે દાસભાવ સમાઈ જાય સૌંદર્યનો રસ લાવી તો મહારાજને ગાલે સમાઈ જાય અંદર પ્રવેશ નથી હ આ વચનામતના શબ્દો છે સાહેબ આમાં ક્યાંય વચનામત સાથે સંબંધ આવ્યો એમના વચનોનો આપણે પહેલેથી જ લેતા આવીએ છીએ એક વચનો વચનામતમાં ફીટ થયા અક્ષરધામ સહિતમાં ત્યાં જ મૂર્તિમાં અક્ષરધામ ક્યાં છીએ જે કાંઈ માન્યું તે કાંઈ એક વચનાત્તમાં ફીટ થયું ગોપાલન સાંઈ વચનો ફીટ સત્સંગી જીવન આદિપમાં કંઈ ફીટ કોઈ ભક્ત ચિંતામણા ફીટ થયું એક વાત ગોપાલન લખી છે અને એ વાત મેં વાંચી પ્રભુ મારો રોમ રોમ આત્મા વાંચી અને મને મનોમન એમ થયું કે આ વાત ગોપાલ કરીને મનોમન હું ગોપાલન સાહેબ કોટી કોટી દંડવટ કરું છું અદભુત સાંભળ્યું પ્રભુ આ એક વાત સમજાઈ જાય કશું બાકી જ ના આ જેટલી આપણે પ્રશ્નોત્તરી કરીને એક વાત સમજા જાય અને આ વાત ત્રણ પ્રકરણની વાતોમાં પેલા પ્રકરણની ઓગણીસમી વાત છે બીજે જો સળંગ લખી છે બધાએ એમાં એકસો કે એકસો એકાવન વિવાદ છે પ્રભુ દિલો દિવાંગ ખુશ હો જાય યા તો સાબ પ્રકાશ પ્રકાશ બધાય કઈ બાકી ના મનોમન ગોપાલ સમજજો આ બાપાશ્રી વાળા જે માનનારા છે જો સમજી જાય તો કશું બાકી ના રે મતલબ પેલા વાંચી લોજવાનું શાસ્ત્ર માંથી લક્ષણ સમજીને સત્પુરુષ ના તથા તેમની મોટપ વચનામૃત આદિ શાસ્ત્ર માંથી શીખીને જાણીને શાસ્ત્રોમાંથી લક્ષણ શીખીને સત્પુરુષના એની મોટપ છે વિચારીને તેમની અનુવૃત્તિમાં વર્તવું સત્પુરુષ નું કેવું મન કર્મ વચને બાકી નથી રાખ્યું મન કર્મ અને વચને પછી આપણું કઈ બાકી રહેતું નથી કે સત્પુરુષ કેમ હા તે કહ્યું છે જે ઉત્તમને સેવવા કોઈ વાતમાં એમનો અર્ધો શ્લોક લખ્યો છે કે ઉત્તમને સેવવા ન મળે તો આપે મધ્યમને પણ સેવવા પણ ઉત્તમને સેવવા તથા શ્રેષ્ઠ થવાની ઈચ્છા રાખવી એક એક વાત તમે બોલતા જાય સ્વામી ઓહો હું ગોપાલંદ સ્વામી કીધું છે પેલા તો સત્પુરુષને ઓળખવા સુખ્યો થઈ જાય હેડિંગ બાંધ્યું પછી એને શાસ્ત્ર માંથી ઓળખવા વચનામૃત એની મોટક જાણવી જોઓ અન્ય શાસ્ત્રો માંથી જાણી લો વચનામૃત માંથી જાણી લો સત્પુરુષને એ બાબતે ઓળખો પછી વિચારીને તો પાછું વિચારજો છે કે નહીં છે કે નહીં પછી એની અનુવૃત્તિમાં મન કર્મ વચ્ચને વર્તો તે કહ્યું છે જે ઉત્તમ ને તથા શ્રેષ્ઠ થવાની ઈચ્છા રાખવી હવે સાંભળજો પ્રભુ માવતર ને સત્શાસ્ત્ર નો સિદ્ધાંત તથા મહત્પુરુષનો સિદ્ધાંત એટલે મોટા સત્પુરુષનો સિદ્ધાંત એ બેને મેળવવા પ્રભુ શાસ્ત્ર સિદ્ધાંત અને સત્પુરુષ જે કહી રહ્યા છે એનો સિદ્ધાંત એને મેળવવા જો એ બે એક સિદ્ધાંત થાય તો સત્પુરુષનો વિશ્વાસપૂર્વક સંગ કરવો ને વેગવાન થવું નહીં કેમ કે વેગવાનને શાસ્ત્ર સમજાતું નથી પ્રભુ શાસ્ત્રમાં સિદ્ધાંત અને જે સત્પુરુષ શીખવાડી રહ્યા છે એ સિદ્ધાંત એ બેને મેળવવા ને બે જો એક સિદ્ધાંત થાય તો એ સત્પુરુષનો વિશ્વાસ રાખીને એને સેવવા આ બાપા બાપાશ્રીને નામે જે ચલાવે છે એ કંઈ શાસ્ત્ર મળતું નથી સ્વામી કેને મેળવજો આ એ વખતે લખી ગયા જો શાસ્ત્રમાં ન મળે તો એનો સંગ ન કરજો અને જો શાસ્ત્ર મળી જાય તો પછી એનો વિશ્વાસપૂર્વક સંગ કરજો હવે હું છોડી દઉં બાપાશ્રી વાળા ઉપર આપણામાં જે કોઈ એમને ભાઈ તમારે માનવા કે નહીં કારણ કે આ વચનો ગોપાળન સ્વામી કયા છે શાસ્ત્રમાં ન મળતું હોય સમજાઈ ગયું પછી એક શબ્દ સરસ સ્વામી વાયુ એ બહુ મહત્વનો છે ને વેગવાન થવું નહિ કારણ કે વેગવાન ને શાસ્ત્ર સમજાતું નથી મૂર્તિમાં પ્રવેશી આમ કરાવવું છે પુરુષોત્તમ રૂપે થઈને પુરુષો છે અક્ષર બ્રહ્મથી છેટું જ છે એ તમને વેગ ચડી ગયો છે સ્વામી કે વેગ થાકી વેગ લાગી જાય તો શાસ્ત્ર સમજાતું નથી હું બધું કીધું તમે જોવો તો રોમ રોમ દીવા થઈ જાય એવું તમે પેલા જેને કયો છો સત્પુરુષ કયો છો વાંધો નથી કોઈ વાંધો નથી ગોપાલ સાહેબમાં એના સિદ્ધાંત આપણે બધી સિદ્ધાંતની ચર્ચા કરી છે અને વચનાત્મા નથી ઈશ્વર ચંદ્રજી બાપાશ્રી નામે જે શીખવાડ્યું છે કે વચનાત્મા ભક્ત ચિંતામણીમાં એકે ગોપાલ સાહેબ વાતોમાં ક્યાંય મળતો નથી આવતો બધે બાઉન્સ થાય છે ઉછળી ઉધળી બહાર નીકળી જાય છે સ્વામી કે છે અને એ સત્પુરુષ કઈ રીતે નહીતર એનો શંક કરતા નહીં અને શબ્દ કીધો વેગવાન થઈશો તો શાસ્ત્ર નહીં સમજાય તમે પકડી લીધું કે મૂર્તિમાં પ્રવેશ કરાવવો છે તો પછી નહીં સમજાય પતિ સ્વામી પ્રભુ મને તો આ વાત જાણીને એટલો કહી ગયો એમ થાય છે કાંઈ બાકી રાખ્યું નહીં મારે આમાં કઈ કહેવા જવું જ કોઈને રહેવું નથી આ સ્વામીની વાત એક તમે પકડી લ્યો એટલે તમને એમ થઈ જાય તમે ભલે મોટા પુરુષ ના જ નથી પાડતા પણ સ્વામી ના નથી પાડી પણ સિદ્ધાંત ન મળતો ઊભા રહી જાય દ્રોહ કોઈનો ન કરો એમની પોતાની વાત છે અનેક પ્રકારના પુરુષો સત્પુરુષો મોટા પુરુષો પૃથ્વીમાં આવતા જ રહેવાના છે અને સૌ સૌ પોતનો મતનો પ્રચાર કરવાના જ છે પણ બાપની વાતને શ્રીજી મહારાજની વાતને મળતો સિદ્ધાંત હોય વચનામતમાં મળતો હોય બીજા આપણા જે શાસ્ત્રો મળતો હોય અને આ તો જ એનો શ કરજો ને તો છટારીજો કઈ બાકી રહ્યું સમજો આ મારા ઘરની વાત નથી જે વાત કરું છું આ શ્રીજી મહારાજના વચનો ગોપાળસાઈ વચનો ફરીથી કહું છું ગોપાલ વાતમાં આ પહેલા પ્રકરની ઓગણીસમી વાત છે અને બીજે જે છપાઈ છે એમ એકસો પચાસ થી એકસો એકાવન ની વાત છે મારું તો કઈ માનવાની વાત આવતી નથી ગોપાળાનંદ સાઈ માનો એમણે બહુ દીર્ઘ કીધું છે કે તમે જો શાસ્ત્રને નહીં પકડી રાખો વચનામતને નહીં પકડી રાખો એના સિદ્ધાંત શ્રીજીને નહીં પકડી રાખો આમની વાતો ઈશ્વરચંદ્ર દાસ બાપાશ્રી નામે જે ચાલે છે એ વાતો ભાગવતને મળતી નથી ગીતાને મળતી નથી રામાયણ મળતી નથી કોઈ શાસ્ત્રોને મળતી નથી યોગ સૂત્ર શાસ્ત્ર મળતી નથી સાંખ્ય શાસ્ત્ર મળતી નથી આમ ન હોય જ્યા મળતો જ નથી કોઈ સિદ્ધાંત તો એ સત્પુરુષ ગમે એવા મોટા હોય સેવા કરો પગેલા ગોપલ ના પાડે પણ ગોપાલન સાહેબ કે સંગ ન કરશો ઉત્તમ સંગ કરજો ઊભા રહી જાયજો અને વેગવાન થતા નહીં વેગવાન થઈશો જ શાસ્ત્ર નહીં સમજાય અને આ તો વેગવાન ક્યાંય પણ મૂર્તિમાં તર કે અંદર ઘરી ગયા કાંઈ પણ લીન શબ્દ આવે તો કે અંદર વ્યાઈ ગયા એ વેગવાન થયા કહેવાય એને ના સમજાયું અબધી બાપા મૂકી દીધા અમારે અબદી બાપા કે એ જ કરવાનું છે ગોપાલ સાહેબ કેવું ના કેવું અમારે કઈ ગણતરી નથી શું કરવું આ તો પછી કલ્પિત જ છે કલ્પિત છે હું તો આપણા સંપ્રદાયમાં જે મૂળ સંપ્રદાયમાં જે સંતો ભક્તો છે અને જે આવી રીતના શબ્દોમાં આવી જાય છે અને બહુ ઊંચી વાતો માનીને આ જે કરે છે પ્રભુ આપણે શ્રીજી મહારાજનું બગાડીએ છીએ એનું કરેલું બગાડીએ છીએ આપણે ગોપાંત સ્વામી નિત્યાન સ્વામી સુકાન સ્વામી એમણે જે દાખલો કર્યો ને એને આપણે ટાળીએ છીએ મહિમાના ઓથમાં આવું ન થાય અથવા તો આપણને ખબર ન પડે તો હવે તો આપણને સમજવું જોઈએ કે આ બધું જુદું છે મારી વિનંતી છે દુઃખ સાથેની બાપાશ્રી નામે થયેલી આ પ્રત્યુકી શિક્ષા પત્રી ઉપર લખાયેલું હોય એમને માનનારા એક બીજા ગ્રંથો જે તે ઉપર લખ્યું હોય તાણી તાણી ને આ જ્ઞાન નાખવાના છે મેં જોયું છે બધા હું નામ દેતો નથી હું બધાને મોટા જ માનું છું સત્પુરુષ જ માનું છું જેટલા સત્પુરુષો નામથી જાણે છે હું બધાને મોટા જાણું છું સત્પુરુષ માનું છું પણ ગોપાલ સ્વામી કે છે સિદ્ધાંત મળતો ન હોય ત્યાંથી છેટું રહેવું એટલે હું મનથી પગે લાગી લઉં છું એમનું કોઈ જ્ઞાન લેતો નથી એમ સ્વામીના વચને જેમ બાપાશ્રી એક બાજુ પગી દે વચનામૃત વર્તાલ માન્ય અમદાવાદ કાળુપુર સંસ્થા નરનાક દેવની ગાદી માન્ય એને વાંચો અને શ્રીજી મહારાજ સિદ્ધાંત બચાવવા સમજવા સમજાવવા એ રીતે વર્તવા પુરુષોત્તમ રૂપ થઈને ભજન કરવું કરાવો ને હિતમાં રાજી અને કહેતા હોય તો દંડવત કરીને માફી માગવું પણ કેવળ શ્રીજી મહારાજને ગોપાલ સાંઈ મુક્તાન સાંઈ સંપ્રદાયના સિદ્ધાંત માટે હું તમને કહેતા કાકડું દે કરું તમને ખબર નથી આમાંથી શું થવાનું છે એટલે સંપ્રદાયના સિદ્ધાંતો બચાવો અને એ પણ આજના તારીખે વિનંતી કરું છું કે જે ગોપાળાની સાયની વાતો હોય વચનામૃત હોય હરિવાજ કે હોય ભક્ત ચિંતામણ આદિ જે ગ્રંથો જે શાસ્ત્રો આપણા સત્સંગી જીવન સત્સંગી ભૂષણ એ બધાને ઓરિજિનલ સ્વરૂપમાં સાચવો કીર્તોને ઓરિજિનલ સ્વરૂપમાં સાચવો ઉપાસના સર્વોપરીપણ એ સુધારા કરી કરીને પ્રવર્તન ન કરો સંપ્રદાયના સિદ્ધાંતના પ્રમાણરૂપ અંશો જતા રહે છે અને ઘાત ત્યારે સિદ્ધિ મહારાજના સિદ્ધાંત ઉપર થશે માટે તમે ઓવર ન થાવ અને મારાને વેઠવું પડે સંપ્રદાયને મૂમુખશું અને બધાના ભલા માટે અને શ્રીજી મહારાજના રાજીપા માટે જરૂર મારી કાકલુદીપૂર્વક અરજી છે વિનંતી છે મારાથી કાંઈ વધારે કહેવાય ગયું હોય તમને ખોટું લાગતું હોય લાગ્યું હોય તો માફી માગું છું પણ શ્રીજી મહારાજના ખાતર પાછા વળો મૂળ સંપ્રદાયના જે અસલ સિદ્ધાંતો છે આ જે વર્ણવ્યા છે બધા એનું પાલન થાય રક્ષણ થાય જતન થાય એના માટે મૂળ શાસ્ત્રો મૂળ કીર્તનો મૂળ ગ્રંથો એને સાચો કોઈની વાતો હોય તેમાં કોઈ ફેરફાર ન કરવો વચરાવતમાં હોય એ તો કોઈ કરતા નથી પણ ભવિષ્યમાં કાંઈ ન થાય અને એવું આપણાથી કાંઈ લખાઈ ગયું હોય એવા કીર્તનો રચાયા હોય એવું કાંઈ થઈ ગયું હોય કે જે બાપાશ્રીના નામે ચાલે જે જ્ઞાન ચાલે છે એને આપણે પુષ્ટિ થતી હોય એવું જે કાંઈ છાપ્યું હોય લખ્યું હોય પ્રવર્તા એવું હોય એ બધું દૂર કરો એમાં જ સંપ્રદાયનું ભલું છે મહારાજ ને ગોપાળાન સાહેબ બધા સંતો તો રાજી થશે અને એ કામ કર્યું ગણાય પાછલી જે આવતી પેઢી છે એના મોક્ષ છે અને મુંને બચાવવાનું બહુ મોટું કામ થશે એટલી વિનંતીની અરજી સાથે કેતા આંસુ સાથે પ્રાર્થના કરું છું આ વસ્તુ તમે ધ્યાનમાં લેજો એવું જે કંઈ છપાઈ ગયું લખાઈ ગયું બોલાઈ ગયું અને દૂર કરજો અને શ્રીજી મહારાજનો સિદ્ધાંત સમજો સમજાવો અને એનું પોષણ કરો એવી તમારા મનોમાં કોટી કોટી દંડ સાથે માફી સાથે પ્રાર્થના કરું છું સજાનંદ સ્વામી મહારાજ